જય સ્વામિનારાયણ ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ પ્રાપ્ત સન્હિતણે નહી નહી રક્ષુકૂય કરણ વ્રજ ગોવિંદ્રજગોવિંદ ગોવિંદમ અંગલિત ફલિતુન વિહ જાત વૃદ્ધો યા ગૃીવા દંડ તદિનુજ્યે આશાપિ ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ અગ્રેહની પૃષ્ઠે ભાનુ રાત્રો ચિબુકસમર્પિત ક્ષા તરુલવાસ તમું ચોવિંદજ ગોવિંદ ગોવિંદજ મૂઢમતે दिनमी रजनी सायम शिशिवस पुनरायात काल क्रीड़े ग आयु तदपे नमो ભજ ગોવિંદોવિંદમ ગોવિંદ ગયા શુક્રવારે આપણે अंगम गलितं, पलितम मुंडं, दशन विहीनं, जातं, तुंडं, याति, विहीनम जातम तुंडम वृद्धयाति ये मां शंकराचार्य शू क्यू अंगम गलितं, शरीर गली जाए वफेद थी जाए मोड़ा माधी बदा दात पड़ी जाए लाकड़ी ने टेके चा यू गठप तोप आशा तृष्णा नो पिंड छूटत नहीं ग्रहस्थ है य संसार में मोह उपजावे यवा बधा पदार्थों ने वर्च्चे एने जीवन स्त्री पुत्र धन बीजा वैभवी पदार्थों एनी वच्चे रहोनी साथ व्यवहार एट्ले स्वाभाविक ग्रहस्थ ने एम थी जाए आसक्ति थी जाए बंधन थाय समझी सक बात है दीकरा हो दीकरा थत्र पति पत्नी होह न थन संपत्ति होह न थे यु ओछू बने स्वाभाविक थे गृहस्थ ने मोह उपजाव एवं पदार्थों वच्चे रेवाह थी जाए य समझी सकते शंकराचार्य जी हमें साधुओं की बात करे साधुओं तो संसार छोड़ी दीदो मोह उपजाव कोई पदार्थो राख्या छता आशा तृष्णा है यूटती नहीं बात आजना श्लोक में शंकराचार्य जी बतावे साधु पाछो केव चक्री चढ़ी जाए साइव निरूपण शंकराचार्य जी आजना श्लोक में करूच अग्रे वहनी पृष्ठे भानू रात्रो चीबुक समर्पित जानु करतल भिक्षा तरुतल वास तदपीन पाश। आ आ त्यागी छोड़ तप करे छे। के साधना छता आशा तृष्णा छूटवी कठोर एम शंकराचार्य जी कहे अग्रे वहनी તમે ઘણા ધૂણી દખાવીને સાધો તપ કરતા હોય એવા જોયા તો નહીં હોય પણ સાંભળ્યું હોય છે જોયા છે કોઈ કોઈ કે કોઈ કે જોયા છે ચારે બાજુ એટલે ચાર દિશાઓમાં ચાર ધૂણી જગાવી હોય ભડભડ ભડભડ અગ્નિ સળગતો હોય અને એ પાછો રાતે નહીં વૈશાખના તાપમાં ચારેય દિશામાં ચાર અગ્નિ અગ્રે વહની વહની એટલે અગ્નિ અગ્નિની ધૂણી જલાવી છે પૃષ્ઠે વાનું એટલે સીધો સાધો અર્થ આપણે આવો કરીએ છીએ માથે સુરજ તપે છે વૈશાખ નો કેમ રેવાય તમે વિચાર કરો એ આ કઈ એને કેટલું પેલું કર્યું હોય ત્યારે બેસતો હશે ને આજના લોકોને એસી માં વળતો હોય તો આ ચારે બાજુ આમ લાકડાની ધૂણી સળગતી હોય અગ્નિ પૃષ્ઠે ઉપર સૂર્ય હળકતો હોય આવું પાછા કોઈ આચ્છાદન રાખ્યા નથી કોઈ ઝૂપડું રાખ્યું નથી કોઈ આશ્રમ રાખ્યો નથી પહેરવા ઓઢવાનું રાખ્યું નથી શંકરાચાર્ય રાત પડે તો કેવી રીતે સૂવે છે રાત્રો ચીબુક એટલે દાઢી સમર્પિત એટલે અડાડી દેવું આપી દેવું જાનું એટલે ગોઠણ આ દાઢી ગોઠણ ને અડાડીને સુઈ જાય મતલબ તૂટીયું વાળીને સુઈ જાય છે તૂટીયું સુઈ રે છે પણ નથી ઓઢવાનું રાખતો નથી પાથરવાનું રાખતો ઓછો છે ત્યાગ પછી એ ત્રણેય ઋતુમાં શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ઉનાળામાં ધૂણી થપવાની શિયાળા ચોમાસામાં પેરવા વળ્યા વગર આમ તૂંટી વાળીને સુઈ રહેવું ખાવા પીવા માટે ભિક્ષા માગવા માટે કોઈ પાત્ર નથી રાખ્યું કરતલ ભિક્ષા ભિક્ષા માગે ખોબો વાળીને ભિક્ષા લઈ લે અને એ ખોબામાં જમી લે જમવાનું ભિક્ષા માગવાનું પાત્ર નથી રાખ્યું અને તરુતલ વાસ ક્યારેક કોઈ વૃક્ષ મળી જાય એની નીચે પડી રે છે આવો ત્યાગી પુરુષ છે તો પણ આશા પાછા ત્રિષ્ણા છૂટવી કઠણ છે શું વાત કરી વિચાર કરો આપડે બધા એરકન્ડિશન સિચ્યુએશન માં રહીને બધું છોડવાની વાતો સાંભળે છે શંકરાચાર્ય એ સમજીને લખ્યું હશે ને આ બધું આપણે શિયાળો ઉનાળો કઈ રાખ્યો પહેરવા ઓઢવાનું કઈ વસ્ત્ર નહીં હાથમાં પાણી પીવા માટે પાત્ર નહી ખોબો વાળી પાણી પી લેવાનું ખોબો વાળી ભિક્ષા માગી લેવા ને ખોવાનું ખોવા માં જમી લેવાનું કશું જ નહીં પહેરવાનું ઓઢવાનું રાખવાનું બીજી ખ્યાલ બાપજી વિચાર કરીએ તો રૂવાડા ઉભા થઈ જાય એનો વિચાર નથી કરતા એટલે જ રાતે ઊંઘ આવે છે ઘણા ક્યાં બહુ વિચારીએ તો મજા જ વહી જાય આજ સવારે વાંચું છું પણ રાત્રે દોઢ વાગે ઊંઘ ઉડી જાય આવતી જ નથી ક્યારે રે આપડે કેવા કેવા પાપ કિરા છે હવે મારું શું થાય છે પગમાં પડી ગયો બિચારો કે આપણું શું થાય છે આમાં જે કીધા છે ઘણા મેરાય છે આ કે મારે બચપણ માં સાંભળવાની વાંચવાની જરૂર હતી ને કીધું ત્યાંથી વાંચ્યું હોત સાંભળ્યું તો કઈ માનત નહીં ગળે ઉતરે નહીં કઈ હવે તમે બધું કરી પરિવાર્યા છો એટલે એમ થાય છે કે આ તો બહુ ખોટું થઈ ગયું ઘણું બધી વાત એવી છે તોય આશા તૃષ્ણા વાસના બંધન જાય શ્રીજી મહારાજ વન વિચરણ માં નીલકંઠ વર્ણિ રૂપે જયારે ફરતા ફરતા ચાલ્યા જતા હતા ત્યારે રસ્તામાં એક વૃક્ષ નીચે સાધુ પડેલો જોયો પણ એના ચિતકાર સંભળાતા હતા એટલે પીડા હોય ને એવું લાગતું એટલે નીલકંઠવરણી એટલે સહજાનંદ સ્વામી ઘનશ્યા મહારાજ એની પાસે ગયા કોઈને દુખ્યો રે દેખી ને ખમાય રે અતિ થાય જય साधु थो, तो थोड़ो बेभान जो थे ज्यादा हाथ हडाड़ो त्या तो एट्लॉ बुद्धबुद्ध नहीं पीड़ा हो महाराजे तरत जल भरी ल क्या थी वस्त्र पलाड़ी ने पोता मूक्या पीवड़ू सार कर तव उतरियो माथा पीड़ा मटी शुद्धि आयो फूल खवड़ा सारू लग पी एने श्रीजी महाराजे कहू की आ गम के दूर है अह ते पढ़ारियों हम ते व्रद्ध थी गया छो तो वस्ती बाजू में रहो तो ते साजे मदे कोई पूछे कोई सार कर खावा पीवा तीन बीमार पड़ी जाओ आटले बदर आ तो ठीक है हूँ निकलो नहीं तो पीड़ा के भी रिते दूर था। थे ते वस्ती रहो हमें अवस्था थी गई थी तो बटू ब्रह्मचारी तारी तो बहुत साची है मैं तो बढ़ु छोड़ दीद પણ મેંસે વડલાનું ઝાડ હતું વટ વૃક્ષ નીચે મેં બેઠા હું સોયા આ વડલાનું જે ઝાડ છે એનું બીજ મે વાવ્યું એને મેં પાણી પાઈ ઉછેર્યું એને મેં મોટો કર્યો અને આ અત્યારે ઘેઘોર વડલો થયો करो एट बट है, ये ये मेरे, बेटे जैसा है। तो में मेरे बेटे को छोड़ कर कहाँ जाओ विचारो हू मार दीकराने छोड़ी क्या जाओ आ शक्ति कई ठेका जुए भाई તમે નહી જ પ્રણામ કરી નીકળી ગયા બોલો આ શક્તિ ક્યાં છે ગુણાતીતાનંદ સામે કીધું ને કે એક સાધુ ગૌશાળામાં ગાયો સેવા કરતા પણ ત્યાં જ રીએ ને ત્યાં જ સુવે એટલે કોઈએ કીધું તમે સેવા કરો ગાયોની બરાબર છે પણ સુવાનું બેસવાનું સાધુ આશ્રમમાં રાખો તો બે ત્રણ જણા આગેવાનોએ કહ્યું તો ઘરે જતો રહ્યો પણ સાધુ આશ્રમમાં ન આવ્યો આ શક્તિ જોવો એટલે કેવાયું એ લખ્યું છે ગ્રંથો કે ગૌશાળામાંથી આસન સાધુ આશ્રમમાં ન આવ્યું ઘરે જતો રહ્યો ફાટેલી લંગોટીમાંથી પણ મહુશ્કેલ મુશ્કેલ નહી મહુશ્કેલ છે બહુ કઠોન છે હવે ભરતજી આવડું મોટું રાજ છોડી દીધું વિચાર કરો ચક્રવર્તી સમ્રાટ કેવો મહારાજા એ હુકમ કરે તો રૂરૂ આ મૃગલિયા કેવા કુણા કુણા બંધાઈ ગયા થઈ ગયા કઈ જોવે છે વ્યક્તિ વસ્તુ પદાર્થ મનુષ્ય પ્રાણી કઈ જુએ ચવન ઋષિ જંગલમાં તપ કરતા હતા કોઈ દેખાડવા તો નહોતા જ કરતા અને આપણે વાલ્મિકી ઋષિની વાત કરીએ છીએ રાફડો થઈ ગયા ઉદયનો રાફડો થઈ ગયા એ બધી વાત ઠીક છે પરંપરાથી સાંભળીએ છીએ બરાબર છે પણ એમ કઈ રાફડો થાય નહીં અને ઉદય રાફડો કરે તો અંદર જે હોય ને માણસ કે જીવ કે ખાઈ જાય આ તો આપણે કોઈ વિચારતા નથી ઉધય રાફડો કરે તો અંદર જે હોય એને ખાઈ જ જાય ને કે વાલ્મિકી સમજીને રાખી દઈએ ને પણ એ જમાને તપ કરવાની એવી રીત હતી કે કોઈ સાધુ હોય કોઈ પણ તપસ્વી હોય તપ કરવા બેસે પલાંઠી વાળીને બેસી જાય પછી કોઈના દ્વારા એ ગૌ ને બધા એવું નાખી વનસ્પતિઓનો હું ભૂકો કે જેમાં જીવાતી ના પડે એનો આખા શરીર ઉપર આમ થર મારી માનવ આકૃતિનો આમ થર એટલે કીડા મકોડા મચ્છર વરસાદ તડકો તાપ કશું લાગે જ નહીં અને શરીર બસ આમને બેસી જવાનું પણ એ કઠણ છે પણ એ બસ આખો પીંડ જાડો કરી બે અને નાસિકા અને નેત્ર એની આસપાસની જગ્યા થોડી ખુલ્લી રાખે એટલે પ્રાણની આવ્યું કેવું થાય અને આમને બેસી રહેવાનું હજારો વર્ષ બેઠાય પણ એ જમાનો હતો આજે કઈ એવો પ્રયાસ ન કરાય તે હાડ સમા પ્રાણ હતા જ્યાં સુધી હાડકું ગળે નહી ત્યાં સુધી પ્રાણ જતા નહીં એવું હતું ને લાખ લાખ વર્ષની હજારો વર્ષની આવ્યું હવે અત્યારે એનો ખરેખર રાફડો થઈ જાય જીવ જંતુ આવીને કોરીને કાય કરી દે ઠેકા એટલે એનો અગ્નિસંસ્કાર કરવો ના પડે એટલે એવી રીતે તપસ્વીઓ બેસતા એટલે વાલ્મી કે બાંધિયા રીતે કર્યું એમાં પછી વાલ્મિકી ઋષિ કેવાય એવી રીતે ચવનઋષિ તપ કરતા અને પિંડ મારી દીધેલા બે છિદ્ર અને નાસિકાનું છિદ્રાણું એ જગ્યાએ હોય હવે એ જંગલમાં ત્યાં શરિયાતી મહારાજા પોતાના પરિવારના રાજ કાફલા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે સાથે અમલદારો એના બધા પરિવારો ને બધા હશે બપોરે ત્યાં ભોજન કર્યા ઋષિ તો દૂર દૂર ક્યાંક બેઠા હશે કોઈને ખબર ના હોય એમાં એ શરિયાતી રાજાની યુવાન દીકરી અને બીજા એમના મંત્રીઓની પ્રધાનોની દીકરીઓની બધી બેનપણીઓ બધી જંગલમાં હરતી ફરતી હતી એમાં ચવન ઋષિ બેઠા એને ખબર નહીં કાંઈ પણ ફરતા ફરતા એમાં કોઈ છોકરી જોઈ ગઈ તો એમને કે આ શું હશે એટલે નજીક જેનામાં જોયું ત્યાં ઋષિ છે તેની આંખ આમ તગ તગ તગે ને આમાં થાય એટલે કે આમાં તગ તગે છે શું એમનું કઈક પ્રકાશ જેવું શું છે બધી વેળી થઈ ગયેલી કોઈ હિંમત તો ન કરે પણ રાજાની દીકરી કુંવરી એને અણીદાર અને એ પેલી તગતગતું તું ને જગતું તું ને પ્રકાશ તું તું કઈક એમાં ખોચી ભોળી બીજામાં ખોંચી હવે સીધી આંખમાં ગઈ ડબ ડ આંખો ફૂટી ગઈ અને સળી કાઢી તો લોહી વાળી થઈને આવી એટલે ગભરાઈ ગયા કે આમાં તો કઈક બીજું છે પણ કોઈને કીધું નહીં અને ખબર તો પડી કે આમાં કઈક છે અને કે હું થયો છે રામ જાણે જે હોય પણ કોઈ માનવ છે કે ગમે તે લોહી નીકળ્યું સળિયો ફેંકીને ભાગી ગઈ હવે થયું શું ઋષિને ક્રોચ ચડ્યો કે હું કોઈને નડતો નથી અહીંયા એકાંતમાં તપ કરીએ છીએ અહીંયા આવીને લોકો હેરાન કરે છે કેવા સમર્થ હતું સંકલ્પ માત્રા બંધ કરી દીધા પાઇપલાઇનો જ બંધ મ્યુનિસિપાલ ટેક્સ નો આપીને કેમ વાલ બંધ કરી દીધો ચક્કર જ બંધ કરી દીધા આ કઈ ઓછી તાકાત કેવાય સંકલ્પ માત્ર બેઠા બેઠા કોણ શું કર્યું લ્યો આમ થી આમ કર્યું અને ભાઈ પેલા આ બધા એવા દોડી દોડીને જાય પણ આટા મારીને આવે પાછા અને પેશાદની પીડા ને આપણને જાજુરૂ થોડું કઈ મોડું થાય તો કેવું થાય આ તો ખુલાસો થાય જ નહીં એક જણા હોય તો બરાબર છે બીજો કે મને આવવું છે તો ત્રીજો કે મને આવવું છે ને રાડા રાડ થઈ ગયું ભાઈ આ તો એટલે છે કે શું થઈ ગયું ખાવામાં આવી ગયું કઈ આવી ગયું બુદ્ધિશાળી કોઈ પંડિતો વિદ્વાનો સાથે રાખતા હોય એમણે કીધું ખાવામાં કઈ આવું આવે ને વૈદ્યો હોય ને રાજા મહારાજાની સાથે ફેમિલી ડોક્ટર હોય ત્યાં જમાને બધા વૈદો તો રાખતા જ હોય સાથે આપણે તો ફોન કરીને બોલાવવા પડે પણ આ મહારાજાઓની સાથે તો તરત સાથે જ હોય હકીમો એટલે એમણે બધાની નાળીઓ તપાસી યાદ અપાડ્યો તો કે ના આમાં કોઈ શરીરની અંદર કોઈ એવી વિકૃતિ નથી જેથી આ બંધ થઈ જાય પછી રાત જોતી છે કે જે કોઈ છે એમણે બધા કીધું કે ભાઈ અહીંયા કોઈ કોઈ નો અપરાધ કર્યો હોય તો જ આવું બને એટલે બધા પૂછવા માંડ્યા ભાઈ બોલો આમાં હોય તો છુટકારો થશે નહીં ત્યારે આમ મરી જશું ત્યારે પેલી દીકરીઓ શરમાતા શરમાતા ડરતા ડરતા બોલી કે અમે અહીંયા ગયા ત્યાં ક્યાંય ગયા તા તમે ભવો ક્યાં તમે ગુડાણા પણ તમને ડાયા કિરાતા બતા ગયા ત્યાં લાઇ ઋષિ તપ કરે છે મહારાજા પોતે પગે પડ્યા આપ કોણ છો બોલો એટલે કહ્યું કે હું ચવન ઋષિ છું અને અહિયાં તપ કરું છું તમારા આ બધા આવી રીતે હેરાન કરે અરે ભાઈ સાહેબ જેવું હોય પણ પેલા આ ચાલુ કરો અને એમ કેમ ચાલુ થાય એટલે તમે અમારો અપરાધ માફ કરો બાળકો છે ઋષિ રાફડા એક જ સંકલ્પ માત્ર ઝાડા પેશાબ બંધ કરી દે પ્રકૃતિ ઉપર નિયંત્રણ કહેવાય ને પ્રાણીઓના વચનામૃતમાં સત્યાવીસ માં મહારાજે કીધું ને બ્રહ્માંડના જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવા સમર્થ એના પગમાં ચાલવાની શક્તિ ને સમર્થ થાય આવા જોપથી આવું કીધું છે એવી તાકાત છે પણ એને કીધું એક જ વસ્તુ જો તમે કરી શકો તો જ હવે તમે એમાંથી હું છૂટવું છોડું અને બોલો જલ્દી મેં જેને મારી આંખો ફોડી છે એની સાથે મારા લગ્ન કરાવો તો જ રાજકુંવરીને જોયું ને કેવો તપસ્વી પુરુષ છોકરીની માગણી કરી જાય શંકરાચાર્ય કઈ થોડું ખોટું બોલે તને મન ચા અને તો ભિક્ષા નથી રાખી જો પાણી પીવાનું નથી રાખ્યું ભિક્ષા નથી રાખી ઉઠવાનું નથી રાખ્યું કાંઈ રાખ્યું હરવા પરવાનું કાંઈ રાખ્યું તોય કે હવે એને મારી સાથે પરણાવો તો જ હવે આ ખોખું જંગલમાં રેવાનું તૈયારી કોણ થાય પણ હવે જાય ક્યાં એટલે પછી હવે એને જીવ વાલો બધા કીધું જેવો હોય તે પણ હવે તમે હા પાડો એટલે પછી એ દીકરીએ હા પાડી એ સારું હું આપની સાથે વ્યવહાર કરીશ ને આપની સેવામાં રહીશ ત્યારે ઋષિ સંકલ્પ કર્યો કામકાજ ચાલુ હતું પણ જે ભાગ્યા છે ભાઈ એ બધા જ્યાં જાય ત્યાં ધમધમાટ થઈ ગયો આખો જંગલ ગાજી હોય તો માટી આગી કરીને ઋષિને બહાર કાઢ્યા અને ત્યાં જ રાજુ જે હોય એમના દ્વારા એમની સાથે રાજકન્યા પરણાવી રાખ્યા ઋષિ નું શરીર કેવું સાવ ઓલું થઈ ગયું વર્ષોથી એટલે આ તો બધા પરણાવીને થોડો વખત રહીને પછી બધા જતા રહ્યા પછી ઋષિએ આવાહન કર્યું દેવતાઓના વૈદો હકીમો અશ્વિની કુમારો બે જોડિયા છે અને દેવતાઓની દવ ઔષધ કરે છે હવે ત્યાંય માંદા પડતા રામજા એટલે એના વૈધ કહેવાય છે એટલે અશ્વિની કુમારો આહવાન કર્યું અને બંને આવ્યા એટલે ઋષિને કીધું શું છે તો આવું શરીર છે મેં લગ્ન કર્યા છે તો હવે મારે સારું શરીર તો જોઈએ ને પછી એમણે વનમાંથી આમળાઓ આમળા આવે ને શિયાળામાં એ આમળા બધા ભેળા કર્યા એને બાફી એમાં કેટલી સાઠ સિત્તેર પ્રકારની ઔષધિયો વનના મૂળિયા ને એ બધું નાખી કૂટી એનો અવલેહ પાક બનાવ્યો અને પાક ઋષિને ખવડાવ્યો અને ખાતાની સાથે થોડા દિવસોમાં ઋષિ નવયુવાન થઈ ગયા એ જે પાક બનાવીને એમણે ખવડાવેલો એ પાક આજે પણ કવાય છે અને એનું નામ છે ચવનપ્રાસ અવલેહ આ ચવન ઋષિનો એ કરેલો એ ચવનપ્રાસ ખાવ છે ને બોલો આ ઐતિહાસિક ઘટના છે કેવાની વાત છે તદપીને મંચ ત્યાસા પાછા આટલા તપસ્વી આવા એને નથી જતું કઠણ છે ભાઈ બહુ કઠણ છે આ બધી વાસનાઓ વચનામૃત આવે છે ને લોયા પ્રકારની અંદર વાસના કુંઠિત થવી વાસના નિર્મૂળ થવી એ બધી વાતો છે લો મોટી વાત છે ગોપાલ વિજ્ઞાન કીધું કે તમે મહારાજને પૂછો વિજ્ઞાન દાસજી એ ગોપાળાનંદ પૂછ્યું બીજો છે વિજ્ઞાન દાસજી એ ગોપાળાનંદ સાંઈ ને પૂછ્યું કે મારે વાસના કુંઠિત હશે કે નિર્મૂળ એટલે કે મહારાજ પૂછો ને એટલે મહારાજ કે તો કુંઠિત છે વિજ્ઞાન જે ઘેરે ગ્રહસ્થ હતા તો સમાધિનિષ્ઠ અચરજકારીમાં રત્ના ભગતનું લખ્યું ને એ કે તારે તો કુંઠિત વાસના છે ગોપાલંદ સ્વામી કે મારું પૂછો મહારાજ કે સ્વામી નું કેમ છે એટલે મહારાજ કે ગોપાળાનંદ સ્વામી તો નિર્મૂળ વાસના છે એને કુંઠિત હોય એને તો નિર્મૂળ મૂળ્યું જ નહીં એને કુંઠિત કોને કે મૂળ ખરું પણ ઉપર થી ગયું હોય આપણે જાડું કાપ્યું હોય તો કુંઠિત થઈ ગયું પણ આવા વિજ્ઞાન દાસજી તો કે એને કુંઠિત છે ગોપાળાની સામે નિર્મૂળ વાસના છે એટલે આ સંસ્કાર એટલે એ આખી કારણ શરીર કારણ શરીરમાં જે રસ સંસ્કાર ત્યાં સુધીની ઊંડી વાત છે ત્યાં સુધીની એટલે બહુ કઠણ પણ કુંઠિતમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ એવા પ્રકારો છે ઉત્તમ એ કે કારણ શરીર જ નીકળી જાય કે જે ક્યાંય જાગ્રત સ્વપ્ન સુસુપ્તીમાં એનો સંસ્કાર એ ન જળકે આવું બધું અને એના જે સુસુપ્ત કેમ આપડે પાણી ઢોળાઈ ગયું સુકાઈ ગયું પણ એનો પેલો એક શું કેવાય રેગાડો આવેલો હોય એનો અંશ હોય એમાં સજીવતા ન હોય અને એવા પણ સંસ્કારો પડ્યા હોય આ બધી ઘણી બધી એવી વાતો છે તો તદપી ને મન ચાપ એટલે થોડા વર્ષો પેલા છાપામાં એક સમાચાર કઈ કપડો નહીં કઈ કઈ તેનો કોઈ આચ્છાદન કઈ જ નહીં ને દિગમ્બર એ બે સાધુ ઝગડી પડેલા એ અખબાર માં એટલે એ શું કામ બાઈ લોહી લુઆણ થઈ ગયા માથા ફૂટી ગયા એવા બાજયા બીજા એગંબર પછી ખબર પડી પૈસાની રાખતા ક્યાં છે હજી તે મને વિચાર આવે તે બેંક નો રાખતા ક્યાં બેંક હોય તો પાસબુક તો રાખવી પડે હવે આની પાસે સિંદ્રુય નથી રાખતા ક્યાં છે પણ જો છે વાસ ના જાતપી બહુ કઠણ છે એવી વાત છે પ્રમાણભૂતો એ વાત નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના પંદરમા પ્રકરણ માં કરી છે તમે પાઠ તો ઘણા કિરાય છે પણ આમ હાથમાં નહીં આવી ભાઈ એટલે ઘણી વાતો પાઠ થતો હોય મન તો વ્યવહારમાં ધંધામાં અમે તો એકાવન પાઠ કરી નાખ્યા પણ તમે ક્યાં હતા ફળાફળ જાય છે એમાં નિષ્કુળાનંદ સામે પ્રસંગ લખ્યો છે ધર્મદેવ ને ભક્તિ માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા વૃંદાવન થઈ ને પછી પાછા છપિયા બાજુ બાજુ આવે છે ત્યારે એમાં રાત રોકાય છે હવે ચારે બાજુ ભયંકર એ વન વર્ણન કર્યું છે કે છાતી ફાટી જાય એવા હિંસક પ્રાણીઓ ભયંકર જંગલી પ્રાણીઓના અવાજો બધું છે પણ એમાં માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા એ બેઠા છે ભય અને સાથે છોકરા છોકરીઓ એનું ટોળું લઈને ત્યાં વનમાં વિહરતી એમણે જોઈ હવે આ ધર્મદેવને આશ્ચર્ય લાગ્યું માતા દેવ ભક્તિ માતા ને કે મને આપણે અહિયાં છે આ અહીંયા આ બાયરું બાઈ માણસ અને મગરુર થઈને ફરે છે અને સાથે છોકરાઓ તાળિયું પાડે છે રાસડા લેતા હોય એવા ખુશમીજા જંગલમાં અહીંયા શા રખડે એટલે ધર્મદેવે પડકારો અને પેલી સામે જોયું હું કોણ છો એ ગમે એ હોય તારે શું પૂછવાની રીત છે તું તારે રાસ્તે આયેલો જા ને એટલે કીધું અરે પણ અમને આશ્ચર્ય થાય છે કે બૈરા માણસ આવા ઘોર ભયંકર જંગલમાં છાતી કાઢીને ફરી શકે અને તમે મસ્ત થઈને ફરો રખડો અને કોણ છો તમે ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે હું હું સ્વયં માયા છું અને દીકરા દીકરી છે ને એ મારા મારો પરિવાર છે આ કામ ક્રોધ લોહ મધ મત્સર આશા ત્રિષ્ણા ઈર્ષા આ બધી મારી દીકરીઓ અને દીકરા છે આ મારો પરિવાર છે અને અમે જો અમને બીક કોઈ નહીં મારું કોઈ નામ ના લઈ શકે કોઈ મારી સામે જો આવે બાઈયો ને કે આને પછાડી દઉં તો કોઈની તાકાત નથી આ બ્રહ્માંડમાં હું ગમે તેવો હોય એને ભલભલાને ભૂ દઉં મારી સામે જો કોઈ આંટી મારે તો એને ઠેકાણે પાડી દઉં અને એવી યુક્તિ પ્રયુક્તિ મને આવડે છે એવી રાજનીતિ મને આવડે છે કે ગોથા જ ખાઈ જાય પછી એક બહુ સરસ વાત કરી અહીંયા લિંક છે ભેખ પંડિત પિયર મારું રે ત્યાં રહેતા લાગે મને પ્યારું રે આ માયા કેમ નથી જાતી આવા સાધો એટલે વાત કરું છું તમને માયા ની કબૂલાત છે તપસ્વી સાધુઓને કહ્યું છે જુઓ ભેખ એટલે ભગવા વસ્ત્રો ધારી ભેખ પંડિત પિયર મારું રે તીયા રહેતા લાગે મને પ્યારું રે યોગીય તે સં્યાસી તપસી ત્યાં રહી છું અખંડિ રે સાધુઓ યોગીઓ તપસીઓ સંન્યાસીઓ એમાં હું અખંડ રહી છું અખંડ અને ન્યા મને બહુ પ્યારું લાગે છે બહુ ગમે છે સાધુઓ નહીં તમને સાધુઓ ગમે એવું થોડું માયા નહી ગમે એ મને ત્યાં બહુ સારું લાગે છે બહુ ગમે છે રહેવાનું મને બહુ ગમે એટલે ખસતી નથી ભાઈ પાછો કેવો શબ્દ નિષ્કુળાનંદ સામે અભણ કેમ કહી શકશું એમણે શું શબ્દો ભેખ તમે એક શબ્દ આના પર બહુ બોલી શકે આપણી પાસે સમય નથી ભેખ એટલે સાધુઓ ભગવાધારી પંડિતો યોગીઓ યતિઓ સંન્યાસી તપસ્યો એટલાના નામ લીધા ત્યાં મને રહેવાનું પ્યારું લાગે છે એટલું તો કીધું પણ પણ શું ભેખ પંડિત સાસરીયું નહી પિયર છે મારું એનો પેલો અર્થ શું પિયર માં છોકરી હોય ને એ બિંદાજ હોય સાસરિયામાં રિસ્ટ્રિક્શન હોય હસવા બોલવા હરવા ફવા પગે ચાલુ ઉમરો ઠેકો આ તે બધું અને ઘરે આખા ગામમાં ગમે ત્યાં દીકરીને કઈ બંદર લાચ કાઢવાની હોય ગમે તેમ છલાંગ મારે તો દીકરી ઘરમાં પિયરિયા તો કેવી ખુશમ્યા ઉઘાડે માથે પડે ગમે તેમ ખુલ્લે મને મોકળાશી બિંદ મોજ થી દીકરી પિયર હોય એમાં સાધુઓ માયા કે છે અમારે બહુ મોજ હોય છે હા ખુલ્લા બિંદાસ અમારે કોઈ રિસ્ટ્રિક્શન નહીં બસ મોજ પડી જાય જેમ કોઈ એને પેલા દીકરીને કોઈ લાલ શરમ ત્યાં ન હોય એમ અહીંયા અમને મજા પડી જાય પિયરિયો છે બંધન નહી કોઈ મોજ કરવાનું મન એ થાય હરો ફરો કુદો ફોલો કોઈ રોકનાર જ નહી કેવું લાગે છે સાચુંક નહી હા સાચું છે એમ અને બીજું ગ્રહસ્તો છે ને પાપ કરે કરે તો રિટેલ કરે છૂટક અને સાધુઓ છે ને એ પાપ કરે ને જથ્થાબંધ હોલસેલ એને બધું એ ધનમાં પડે તો પછી હોલસેલ સ્ત્રીઓ પાછળ પડે તો હોલસેલ જથ્થાબંધ તમે ખરેખર રિટેલ કેટલું કરો કેમ ભાઈ જા વાત છે જથ્થાબંધ એમ તમારું માન કેટલું કેવું માન હોય અને દુનિયામાં તો માન આપનારા હોય તો લાજસર ને માન કરવું પડે સલામ કરવી પડે રાજનેતા હોય મોટો હોય આ તો આદરથી કેવા વેચાઈ જાય ત્યાં સુધી માન કેવો સન્માન એમ ઓછું માયા ને કેવો ધરો થાય રિટેલમાં શું હાથ નાખો એટલે હોલસેલ વેપાર થાય એટલે સાધુ પંડિતો વિદ્વાનો આ બધા જે છે ને એમાં માયા કે મારે વેપાર હોલસેલ થાય એનું કારણ તમે એકલા એકલા પાપ કરો એકલ દો કલ બે પાડું આ શું થાય આ હોલસેલ એટલે કેવો હોલસેલ કે એની પાછળ પાછળ હજારો લાખો માણસો હોય એક ને પકડે કેટલા પકડાઈ જાય ગુરુ હોય એ જે કરે એમ ચેલા પાછળ હજારો લાખો ની સંખ્યા કરે એટલે આ એક જાય નર એની આરે ઢોલ વગાડતા લાખો જાય થઈ ગયું હોલસેલ એટલે એની આગળ પાણી ભરે વેદ વાણી ગુરુવાણી આગળ પાણી ભરે અમારા ગુરુએ કીધું અમારા ગુરુએ કીધું અમારા ગુરુએ કીધું શું કીધું એ નહી ગુરુએ કીધું થોડું કામ બઉ વાઈટ તમે વિચારો તમે એટલે એકને પકડે તો હજારો લાખોની સંખ્યામાં એના અનુયાયીઓ થાય અને બધા અનુયાયીઓ પછી માયાની જાળમાં ફસાય જાય હા એવું છે એટલે માયાને એ ફાવે છે અને ત્રીજી વાત બહુ સરસ પિયર છે પિયરમાં દીકરીનો જન્મ થાય માયાનો જન્મ ભેખમાં થાય સાધુઓમાં થાય તમને શું આવડે તમે તો સાસર્યું છો માયાનું પિયર આ છે દીકરીનો જન્મ પિયર માં થાય માયાનો જન્મ સાધુઓમાં પંડિતોમાં યોગીઓમાં સપસ્યો પિયર એટલો બધો સલામ ત્રણ મારવાનું બંધ થયું નિષ્કુળાનંદ સ્વામી ને મેં કીધું પિયર શબ્દ મૂકીને કમાલ કરી નાખ્યો તમને આશ્ચર્ય થઈ જાય સાધુઓ ને સંન્યાસીઓ એમાંથી ત્યાં માયાનો જન્મ થાય હા ત્યાં જ થાય જો પંડિત હોય વિદ્વાન હોય સાધુ હોય સંપસ્વી હોય યોગી હોય બરાબર માયાનો કેમ જન્મ થાય મારે ઘણું બધું મન છે પણ જાજુ નહીં કહું પણ જો નામ છે પણ નામ નહીં દઉં નહી માયા મારા મારી પાછી હા એવું છે ખરેખર હા બહુ અદભુત છે અને જે સમજાય છે કઈ ન શકાતું પણ થોડો થોડો ઈશારો કહી દઈએ આ બધા જે ગણાવ્યા ને એ શું કરે શાસ્ત્રો હોય ને એને થોડા અર્થ ફેરવે અને સુર મીરા તુલસી નરસિંહ મહેતા કે વ્યાસ વાલ્મિકી રામાનુજાચાર્ય શંકરાચાર્ય કોઈને મેળ ન ખાય એ બી એટલે શિક્ષાપત્રમાં મહારાજ કીધું પાખંડ કલ્પિત ધર્મ આચરણ ન કરવું એવું લઈ અને તમને બધાને ગળે ઉતરી જાય એટલે એને માયાનો જન્મ થયો જો નરકમાં જવાનો રસ્તો તૈયાર કરી દીધો માયાને પકડમાં તમે છૂટા હોય તો હલવાઈ જવાની જાળી નાખી દીધી માછલીઓને પકડવાની જાળ નાખે ને એમાં એ વૈચારિક શાસ્ત્રોને આમથી આમ ફેરવે એના અર્થોને આજે ઘણા છે એવા એવા પંથોની તો કોઈ નથી શું કરે આજે એકાદ બે પંથ નો આમ ખાલી એની વિચારધારા કેવી ફેરવી એનો નમૂનો સમજતા આવડે છે કે બસ ભગવાન સર્વત્ર છે અણુ અણુમાં છે ને શાસ્ત્ર ની વાત છે ગીતામાં છે ભાગવત છે વેદમાં છે ઉપનિષદમાં બધે ભગવાન ક્યાં નથી અણુ અણુમાં છે છે ને જીવ પ્રાણી માત્રના હૃદયમાં છે હૃદય છે ને અને હકીકત સિદ્ધાંત સત્ય સિદ્ધાંત છે તો એમાંથી ફેરવી શું વાત લાવે બહુ પ્રચલિત છે અને લાખો સંખ્યામાં અનુયાયીઓ છે શું ભગવાન સર્વત્ર છે જ નહીં અને માનનારાય છે જો વિચારધારા મૂકી ભગવાન સર્વત્ર હોય જ નહીં કોઈને સમજતા જ નથી આવડતું કેવી રીતે હોય કે મૂતડીમાં ભગવાન હોય જાજરુમાં ભગવાન હોય તો તમે હું ભગવાન માંથી પેશાબ કરો છો તમે ભગવાન માં જાજરૂ કરો છો ભગવાન હોય જ નહીં એટલે હાડું તરત ઓલા પ્રજાની એમ થાય વાત સાચી મૂતડીમાં જ કેમ ભગવાન હોય જ્યાં આપણે જાજરુમાં ડીબો મૂકી હોય ત્યાં ભગવાન ક્યાંથી હોય ના જોઈ ને એ વાત સાચી છે મળમાં મૂતરમાં ગટરમાં ભગવાન હોતું હોય છે આ બધા ખબર જ નથી શાસ્ત્રો ભગવાન સર્વત્ર હોય જ નહીં ભગવાન એના લોકમાં જ હોય અને પાછા બધા એ શાસ્ત્રોને બક્યા કરે છે કે ભગવાન તો જીવ પ્રાણી માત્ર હૃદયમાં છે હૃદયમાં ભગવાન હોય તો આટલા બધા માણસ પાપ કરે આવો ક્રૂર થાય આવી હિંસા કરે આવા વ્યભિચાર કરે આવા દુરાચાર કરે ન કરવાના કામ જોઈ ન શકાય સાંભળી ન શકાય એવા પાપ માણસ કરે છે જો ભગવાન હૈયામાં હોય તો થઈ શકતા હશે માટે ભગવાન પણ કોઈ હૃદય જીવ પ્રાણીના હૈયામાં હૃદયમાં નથી ભગવાન તો એના લોકમાં જ છે અને આવી આ એક જ એની ફિલોસોફીનો અંશ મૂક્યો તમને કીધો બાકી તો વાત મૂકી અને માણસ છે ને એ મરે પછી માણસ જ થાય પશુ પક્ષી ની ન જાય માણસ માણસ જ થાય બાજરો થાય તો માણસ મરે છે આત્મા શું કહેવાય એનો જ ભાંગરો વાંટ્યો છે છતાં બધા બઉ સાચી વાત છે સાચી વાત ઘઉં વાવ થાય બાજરો બાજરો થાય તો માણસ હોય તો માણસ જ થાય અને ચોરાસી લાખ યોનીમાં ફરે છે જીવ એ તદ્દન ખોટી વાત છે એટલી બધી યોનીઓમાં ફરી ફરીને જીવ માણસ થતો તો તે જો યોનીમાં ફર્યો ત્યાં બધા સુખ દુઃખ તો ભોગવી લીધા ક્યાંય જાતો નથી માણસ માણસ જ થાય છે વાત સાચી હોકે કોઈ કઈ વિચારે જ નહીં અને એ તમારે ચાલ રાખે અને ઘણા તમે જો યોગ કરવા વાળા તો અમુક ધ્યાન કરાવવા વાળા જો દીક્ષા દીક્ષા બધા પૂજા પાઠ મૂકી દો શ્વાસ ની આવન જાવન ને જોડે રાખો શ્વાસ અંધલો જો ઊંડે સુધી જુઓ ક્યાં સુધી ઊંડે શું હા અમારે જતીને જ મેળ્યો એક જણો હમણાં એક જગ્યા બાજુ મેં બેઠો હતો એવો ટણકો કે તમે શું કરતા હતા તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતો હતો મૂર્તિ મૂર્તિનું ધ્યાન ના કરાય શ્વાસ ને રહો હા તમે જોવો જ એટલે અને હજારો લોકો માને લાખો રૂપિયા નું કમઠાણ કેવું દસક વર્ષ પહેલા આવ્યો હતો બધા ઉમટ્યા હતા અમે સાંભળવા જઈ કારણ કે એના મોટો ભાઈ હતો ને એને તમે જાણતા હતા પછી એને તો આઉટ ઓફ આફ્રિકા કર્યો હતો એનો આ હતો પછી અમે કીધા હાલો જાય જો અને જેને એને શ્વાસ રૂપી બોક્ષાની વાત કરી ભાઈ અને શ્વાસ છે એ જ સર્વસ્વ છે એસે કરો એસે કરો ઉત્તર સંડા ને ગરીબ મહિના સેવા કરતો પાછો રી આયા જમ્યા અહીંયા ગુરુકુલમાં એ અહીંયા હતો તો ખબર નઈ કે આમાં જાય છે ત્યાં જ્યાંથી ભેઠો થઈ ગયો મેડું કલ્યાણ હતું ત્યાંથી અહીંયા કે આ ભરાણો પછી પંદર વીસ મિનિટ સુધી સમજાય બોલી શીખ્યો નહીં પણ હવે એના કરમ જેપથી પણ જોયું આવી ફિલોસોફી આવું આ જેવું છે તમારે સેલ્સમેન ફરતા હોય એટલે એવા એવા મોહી જાય ને વેચીને જાય વેચીને બપોરના ઉનાળાનો રસપુરી ખીજાઈ ને બહાર આવ્યો એલા તું અંદર ઘરી ગયો ઝાંપો ખોલી ને સુધી પહોંચી ગયો મેઇન ગેટ બંધ છે અને અહીંયા પહોંચી ગયો ને અમને અત્યારે ઊંઘમાં ઉઠાડે છે ત્યાં ત્યાં ત્યાં ત્યાં બોર્ડ નથી અંદર ન આવું અને ભરી ગયો તો કે બેન બા માફ કરજો ત્યાં બોર્ડ છે જ નહીં જ્યાં બોર્ડ હોત ને રજા સિવાય અંદર ના આવું તો હું ના આવત નથી મારી પાસે વેચાણમાં છે લેવું છે હા લાવ્યા વેચીને ગયો આને કહેવાય સેલ્સમેન આને કહેવાય માર્કેટિંગ તમે શું એમબીએ ભણતા હતા ચાર વાર આમા વજન કોટા ફૂટે એમ હા સ્પેશિયલ છે મેગ્નેટીક છે પચાસ રૂપિયા હોય પાંચ રૂપિયા નો ના હોય પચાસ રૂપિયા નો દાંતિયો વેચી જાય તાલિયા ને હ મૂળ માર્કેટિંગ જેનું એનું માલ વેચાય એમ આ ધર્મ જગત માં પણ તમે આ બધું તદ્દન વેદ વિરુદ્ધ પણ દરેક જે જે પંથો છે એમાં કઈક લોકો ઉપયોગી હોય છે એટલે ફસાય લોકો કોઈ વ્યસન મુક્તિની વાત કરતા હોય કોઈ મનની શાંતિની વાત કરતા હોય શ્વાસની આવન જાવન છે હા તમે જુઓ એટલે મનની શાંતિ તો થાય વિચારો બંધ થાય થોડું શાંત થાય કોઈ બેઠો જ ન હોય પલાઠી વાળી તો છે જે ધમાલ કરતો હોય તો મનની શાંતિ આ બધું મળે એ પણ બધું ભૌતિક છે એમાં ભગવત પ્રાપ્તિ આત્મકલ્યાણ આત્મશ્રેય એની વાત નથી એટલે આ બધા પંથો એ આ માયાનો મોટો પંથ છે રાજમાર્ગ એ સર્જન કોણ કરે છે આવા યોગીઓ આવા તપસ્વીઓ આવા બધા જે જે છે પંડિતો વિદ્વાનો એ ખોપડા ચલાવી અને ક્રાંતિકારી વિચારધારા મૌલિક વિચારધારા ફલાણી વિચારધારા જુદા જુદા મંડળના નામ આપે અને વર્લ્ડમાં ફેલાયેલા જ્યાં જઈને બેઠા હોય અને તમે જો એની પાસે એ લોકોનું સમર્પણ એને જે સરન્ડર થયા હોય સમર્પણ તમે જો માથું કાપી એક જ કેટલા વખત ત્રણ વર ઘરે જ નથી ગયો બસ આજ કામ મેં કીધું ઓ હો હોય ત્રણ કલાક માટે આવવાનું હોય ને તોય મોડું કરે છે તોય રાહ જોવી પડે તો અમે ચાલુ કરી દઈ ટાઈમે તમને કઉ છુ સમર્પણ એટલે કેવું ગજબ તમારું હમ પાંચ પાંચ આખી જિંદગી આપી દઈશ આખી જિંદગી ખર્ચા કેવું સમર્પણ અને ખરેખર જ્યાં જ્યાં ખોટું છે ત્યાં ત્યાં જે સમર્પણ છે એવું સત્યને માટે એવું સમર્પણ નથી આવતું તમે જોવો એટલું ન नहीं थे वास्तविक चलावा जाओ लो अत तेचु बोली धंधो करवा जाओ कहीं जाओ सा, साचु घूम चले मंद मंद चाले ખોટું કરો ચાલો ભીખુદાન ભાઈ નથી કેતા સનાતન વાત કર્યો હું જ્યાં સુધી સાચું બોલતો હતો ને ત્યાં સુધી મને સાંભળવા બહુ ઓછા માણસો હમાતા નથી વાત એને આખી કેવી કરી દીધી જો ખોટાની પ્રતિ કલયુગ અપાવે અંદરથી કલિયુગ બેઠો છે ને મહારાજે વચનામૃત માં કીધું અંદર ચાર યુગ ના વર્તે છે બહાર જેવું નથી જીવના અહીંયામાં કલયુગ સતયુગ વાપર પહેતા છે એ હા પડાવે ભગવાન એને રોકે નહીં એને અત્યારે કાળ આપ્યો છો એટલે ખોટા ને સાથ આપે સાચું તમે કરો એટલે કલયુગ અવરોધ નાખે કરી સાચું કેટલી માથાજીત કરો તોય ગળે જ ના ઉતરેલું અને ખોટામાં પૈસા દઈ જાય અહીંયા હામેથી આપો તોય ના આવે સાચું છે જ્યાં बहुत संघर्ष करव पड़ो कलियुग न साया <laughs> ना, दूत हमेशा फरता सैकड़ों की संख्या में दूत हो ये फरता जोई, फरता जोई, फरता जहाँ ए लगे तरत પાડી દે તમારે કલ્યાણ હોય એવું પરમ સત્ય સનાતન વેદ સત્ય અનુભૂત મહાપુરુષોનું સત્ય એ મૂકી અને પેલી બાજુ જતા અને એનું તાન જોજો તમે બસ ટ્રેનમાં રિક્ષામાં જ્યાં મળે ત્યાં તમારે બગીચાનો માળી પણ તમને એની ફિલોસોફી કે અને આપણે આ સાચું હોય એનો વીસ વર્ષથી સત્સંગી કે સાધુ હોય તો એની વાત એને કરતા નહીં આવડે શું કે છે અમે સેવા કરી જાણીએ અમને બીજી કંઈ ખબર ન પડે અને પેલો ઝાડુ મારવા વાળો હશે ને તો ટોપ થી બોટમની ફિલોસોફી તમને અડધો કલાકમાં સમજાવશો કેવા ટ્રેન્ડ હોય અને કેટલો આમ આમ ગુમાનથી બોલતો છોડે નહીં તમે હાલલા જાવતો હાલતો હાલતો દરવાજા સુધી તમારો ચાળ પકડી આવે પણ વાત તમને પૂરી કહી જ દે અને આપણે એટલું જ કહેવાનું હોય કે શુક્રવારે સભામાં ફલાણે સભામાં આવવાનું છે તો હોઠ ન ઉપડે કલિયોગ બંધ કરી દલિયોગ બંધ કરી તમે તો બહુ સારા છો તમારે ઘણું બોલવું હોય પણ કલિયોગ બોલવા નથી દેતો તમારો થોડો વાંક કઢાય તમે જો સાચું કરવું હોય તમારે કેટલા ને પડે અને સાવ સત વાત હોય તમે કહો ને તો હજાર સંદેહ કરશે આ શું કરતો છે આમ શા માટે સાચી વાત કરી છે સાંભળી ક્યાં શું કે ખબર છે ઘણા મને એવા મળતા હોય એને ભાઈ કોઈ પૂછતું નથી ને એટલે આવી વાતું કરે આને હવે આને ક્યાં જવું પણ કલિયુગ બધું આ કલિયુગ કરે એટલે સાવધાન રહેવાનું છે કે આપણને કલિયુગ કઈ આવું કરી જાય સત વાત કહેવામાં માણસે પ્રબળ રહેવું પડે એને સમર્પિત થવાની વાત છે ન કરી શકે કલયુગ માયાના દૂત ફરતા વાત સાંભળજો બહુ જ માર્મિક છે પણ હવે તમારું અમુક વાતો આપણે કહેવામાં તમારું લેવલ નાનું પડતું હોય આ બધી ઘણી વાતો હોય છે દૂતો ફરતા હોય ને એ લગભગ કામ તો પાડી જ દઈએ પણ ક્યાંક એને મુશ્કેલી પડે ને તો તરત દોડતા દોડતા માલિક કલયુગ પાસે દોડે અને સલાહ લે કે હવે શું કરવું એવી રીતે દૂતો એકવાર અટવાયા એટલે દોડતા દોડતા કલયુગ પાસે ગયા અને કીધું એટલે કીધું કેમ ગભરાઈ ગયા અરે માલિક તમે વાતો સાંભળો સમજો ને ભારતમાં એક વ્યક્તિ છે મોટા મહાત્મા છે અને એને સત્ય પ્રાપ્ત થઈ ગયો છે પુરુષ થઈ ગયા પ્રબુદ્ધ પુરુષ થઈ ગયા ઓહ સત્યની પ્રાપ્તિ થઈ ગઈ છે હવે એનો પ્રકાશ સ્વયં સત્યની પ્રકાશ ની જ્ઞાનની બોધ ની અનુભૂતિ અજ્ઞાન અનુસરવા માંડે તો આપણામાં કોણ ફસાય કોણ ખોટે માર્ગે જાય હવે આપણે તો નાઈ નાખવાનું એ હમણાં તો મરે નહીં એનું કામ પૂરું કર્યા હોય રેશે નહીં અને એ તો મહાત્મા પ્રબુદ્ધ થઈ ગયા જ્ઞાનની જ્યોતિષ જળ જળ જળ જળ જળ જળ જળાટ છે કલયુગ એવું ખડખડાટ હશે જરરાય મુંજાવાની જરૂર નથી સાંભળજો કલજું કે જરરાય મુંજાવવાની જરૂર નથી તો તમે લોકો જ એના અનુયાયીઓના ટોળામાં ભળી જાઓ અને તમે એ મહાત્મા જય જય કાર મંડો ઉછળી ઉછળી ને જય જયકાર કરો ને એવી પ્રશંસા કરો ને એવા વખાણ કરો ને એના પરચાન ચમત્કાર આચા ખોટા બઢાઈ ચઢાવી અને એવા લોકોમાં ફેલાવા જ માંડો ફેલાવા જ માંડો એટલે પછી ચારે બાજુનું વાતાવરણ પેદા થઈ જાય એટલે પેલા મહાત્માન થઈ જાય છે હું તો હોઉં હું તો હું થઈ જશે એટલે પછી એને પ્રશંસાની ને પૂજાની ને માન સન્માનની છેક ભગવાન થઈ જવા સુધીની ભૂખ લાગશે અને પછી એમાંથી એને ટોળા વધારવાનું મન થશે અને એવી ભૂખ લાગ્યા પછી ઘણી બધી બાંધછોડ કરી નાખશે પછી સત્ય સિદ્ધાંતો મારો ગોલી પછી ઘણું ખોટું કરશે કેટલાની ઈર્ષા કરશે કેટલાની નિંદા કરશે કેટલાની ટીકા કરશે કેટલાનો દ્રોહ કરશે મૂળ સનાતન સત્યવાચ એનો પણ એક બાજુ મૂકી દેશે અને એક જ વાત ફેલાય જાવ દુનિયામાં બસ બાકી જે આવું થાય અને જયારે પછી એનો આ બધો વાહ લાગે એટલે ગોપાળાનંદ સ્વામી પ્રથમ પ્રકરણ માં દોઢસો મી વાત છે એમાં કીધું છે કે જેને પાંચ દસ વીસ પચીસ પચાસ સો માણસ માનવા માંડે એને પછી ગંડવા હાલે છે સ્વામી આ પૂજાવાનો નાનો ને તેનો એવો બધો છે ને આપણે સાધુઓની પૂજા થાય ને એનો કોઈ નિષેધ છે જ નહીં વાર તહેવાર આ તે હોય પૂજા કથા આ તે ચાંદલો થાય પૂજા થાય વસ્ત્રોદાન એ તો છે જ પણ જે પૂજાનો છે એ આખી વ્યક્તિ પૂજા ને પૂજા હવે એનો ભેદ જેને નથી સમજાતો એને બધી વાત ક્યાંથી સમજાય સિદ્ધાંતો બદલવા માટે એટલે ગંડવા હાલે છે પછી ગોપાલનંદ સ્વામી આ બધા હલે એટલે પછી એમાં ગંડવા એટલે ગાંઠપણ જેવું ગાંઠપણ માં શું ખબર પડે પછી પત્ની બીમાર હતી ને એટલે પછી મરુમરું જતી એટલે પતિ બાજુ બેઠો હતો એટલે પત્નીએ કીધું કે હું મરી જાઉં તો તમને શું થાય હું ગાંડો થઈ જાઉં એમ તો તમે પછી બીજું લગ્ન નહીં કરો નકી નું કઈ નક્કી નહિ ગાંડા નું કઈ નક્કી નહીં ચોપાટ રમે એમાં કુકરી ગાંડી થાય ખબર એ ગાંડું થાય પછી ગમે ઘોર ભાંગે એવું કઈક હોય છે હું તો રમો નથી પણ આ તો એવું કઈ કીધું છે કુકરી ગાંડી થાય ને પછી એને કોઈ રીતરસમ ના હોય ચાલવાની એવું કીએ છે એમાં ગાંડું થાય ગોપાળાનંદ સ્વામી પાંચ પછી દસ પચાસ માણસો માનવા માંડે માનવા માંડે પછી જ આ બધું થતું હોય છે અને માનનારા હોય અને પછી ચડે નહીં એ સત્પુરુષનો રસ્તો છે એટલે તુલસીદાસ રામચરિત માનસ માં લખ્યું આવું બધું થાય સાવધાન રહે કેમ લોક માન્યતા અનલ સમ અનલ અને અગ્નિ લોકો માને પૂજે આ બધું છે ને એ અગ્નિ સમાન છે બાળીને ભસ્મ કરી દીધી આપણી સાધનાઓ અને ભજન ને આપણી સ્વતને આપણા બાળીને ભસ્મ કરી દીધે માટે એ સાવધેત રહેવું પડે લોકમાન્યતા અનલ સામે અને ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે પ્રતિષ્ઠા સુકર વિષ્ઠા એવું જે માને એ સાધુ પ્રતિષ્ઠા પૂજા પ્રતિષ્ઠા આ બધું થાય તો શુકર એટલે ભૂંડ એ ભૂંડ વિષ્ઠા મળ એના જેવું જે જાણે એ સાધુ ગજબ છે ચૈતન્ય મહાપુરુષના વચનો છે પણ જયારે આ એક પ્રકારનો વાવ ઉપડી જાય છે ને વાહવાનો ફેલાવાનો ફેલાવાનો વાવ લાગી જાય પછી બીજું જોવે ગમે તેમ આપણો ટોળો મોટો કરી નાખો અને એનો નશો એના અનુયાયીને પણ ચડે કે અમારે કઈ ઓછા નથી એમ એટલે એને એનું હોય એટલે આ એક વળગણ આવી જાય ને એટલે પછી જે આ શંકરાચાર્ય લખ્યું ને એ શ્લોક હું અહિયાં જોડી દઉં છું દિનમપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગત્યાશ આયુ તદપી ને મન ચત્યાશા જો વાયુ લખ્યો વાયુ એટલે વાંડવા સાંજ થાય સવાર થાય રાત પડે ઋતુ આવે ઋતુ બદલે દિવસો જાય મહિનાઓ જાય ઋતુઓ જાય વર્ષો જાય એવી રીતે કાલ એની સાથે ક્રીડા કરે છે જુઓ કાલ એટલે સમય ને કાલ એટલે કલયું એને રમાડે છે અને એમાં પછી એનું આયુષ્ય નીકળી જાય છે પણ ઓલું આશા રૂપુ છે અધૂરું સમજતા નહીં નહી મોત થશે સાવધાન રહેવું પડે સાવધાન રહેવું પડે જ્યાં છે જે આવા બધા પ્રસંગો આવે માન પ્રતિષ્ઠા તે બધું તેમજ કોઈ બીજા આગળ જે કયા બધા સાવધાનમાં જેમાં નટ ચડે રે દોરડે દોરડા ઉપર નટ ચાલતો હોય ને એ પછી એનું બીજે કઈ જાય અને જોવાને મળે સગડું ગામ પણ નટ ન જુએ કોઈને અને જોવે તો બગડે કામ શું વાતો લખી છે ભાઈ નોરડા ઉપર ચાલતો હોય હરણ ની દોરડા ઉપર એના ઉપર પગ બાંધ્યા હોય ચાલતો હોય દોરડા ઉપર ભાઈ અને નીચે ઘોઘવાટા કરતો આવેલા નાયગરા ફોલ હાલતો હોય મરી જાય વેઠો પડે ને દાંઠવી ન આવે હવે એને જોવા માટે કેટલા લોકો મળ્યા હોય કેટલાય ટીવી કેમેરા લાગ્યા હોય હેલિકોપ્ટર થી દ્રશ્યો લેવાતા હોય કદાચ એ સહેલો હશે પણ આ માર્ગે ચાલ્યા પછી માયના પેચમાં ના આવવું ને એનાથી પણ અઘરું છે છે આ બધું આ બધું આ વસ્તુ મળે ઢગલા મંડળ આવવા ગુણાતીતાનંદ સંઘે રોજ બરફી માટીલો ઠલવાય તો મન કેમ રીએ એક દરેક વસ્તુ રૂપિયાનંદ સોનાનંદ ગોપાલનંદ સાહેબ એની વાત લખીને પણ મહારાજે કહી રોજ ઢગલા થાય યોગ થાય તો આજે આપણા સત્સંગમાં ઉતરતો હોય એવા રે કે ન રે એનો પણ સંશય છે ત્યારે આ બધાને તો નિરસંશય જ ભરે કાંઈ પણ એવું કરો તો કે ત્યાં સ્વામી હોતા જ નથી મહારાજ જ બેઠા હોય લે જતા જતા સંપાય અને મને મારે કઈ કોઈની ગાદીમાં ચડી બેવાનું છે હું આ વાતો કરીને મારે મારે લઈ લેવાનું છે કે હું તો જે છે એ કઉ છું ખબર નથી આ સંપ્રદાય ના સિદ્ધાંતો છે એનું પછી શું થાય એક વ્યક્તિવાદ શું શું પછી બધા વચનો હવે એ તો ઘણું બધું છે કેટલા કેમ ફેરવાનો ચોપડો કાઢીને કહું તો મને કાલે હાજર ડબ્બી નાખે હા છે એટલે વાતો કરી એટલે ઈ લોકો વાતો કરતા ત્યારે એમ જ માનતા જયારે શાસ્ત્રો અમે ગોળીને પી ગયા ગોળી ગોળીન છાશ નું કરીને ગોળીને પી ગયા પણ તમે ક્યાં ક્યાં ભાંગરો વાંટ્યો છે એ ભલે અમે અભણ હોય પણ આ સજાનો ગુરુના પ્રતાપ થી અમે કઈ હાલો અહીંયા છે આ વસ્તુ છે હાલો લાવો મૂળ ઓરિજિનલ વસ્તુ તમને આપી લો ને પણ કબૂલ જ ના કરવું હોય ગપ્પુ છે એમ કરી કાઢી નાખવું હોય એનો પછી કઈ નઈ એક જણો કે હું કાશી ગયો બધા વિદ્વાન ને જીતી આવ્યો શાસ્ત્રીજી મહારાજ આ વાત કરે તો કે કેવી રીતે જીત્યા એ જે કે હું એમાં ના જ પાડું હવે જીતા ગયા ને બધા જે કે ના જ પાડું બધા જીતી લીધા હવે એમ તમે કઈ ઓલો પેચમાં આવે એવું હોય તો ગપું છે ઈમાનદાર ને મધ્યસ્થી બનાવો અને શાસ્ત્ર ને વચાવવાની વાત મૂકો ચાલો દૂધ નું દૂધ ને પાણી પાણી થઈ જાય દુનિયા છેતર હોય તો કોઈ વાંધો નથી ભાઈ અને લોકો હોય જ કઈ એટલે સમાજ હોય એટલી જરૂર હોય જો જૈન ધર્મ છે બિલકુલ નિરીશ્વરવાદી છે ઈશ્વરમાં માનતા જ નથી કોઈ ભગવાન અનાદી છે એવું જૈન માનતા જ નથી અને ભગવાનને સર્વ કરતા છે એને આ જગત રચ્યું છે ને એને આશરે કલ્યાણ થાય છે જૈન માનતા જ નથી છતાંય જૈન ધર્મની આવશ્યકતા છે જૈન ધર્મ હતો તો આટલી જીવ હિંસા અટકી છે જીવદયા પાંગરી છે લોકસભા સંસદ સભા વિધાનસભામાં વિરોધ પક્ષ જોઈએ જ નહીં શાસક પક્ષ ફીટી જાય એટલે કુદરત પણ આ કરે છે એ દાદાના દરબારમાં રે સામે જીવા ખાચર રાખે જ એ રામ રૂપે આવે સાથે રાવણ રાખે જ ભાઈ આ તો હર્ડન્સ વાળી શું કેવાય વિઘ્ન દોડ છે વિઘ્ન તો મૂકે એને દોડ કુદીન તમે નીકળી જાવ એને એવોર્ડ મળે પ્લેન રનવે આવેલા બેઠું હોય એરપોર્ટ ઉપર પ્લેન પડ્યું હોય સૈફ જ છે ઉડે ત્યારે અનસૈ છે ને પણ પ્લેન એના માટે નથી સર્જાયું કે ત્યાં સેફ પડ્યું રે જીવન છે આ બધી વિઘ્નો છે સત્સંગમાં આવનારા એમાંથી પાર કરવાના છે બહુ મોટી વાત છે ભાઈ એટલે માયાના પેચ છે આ બધા સાવધાન રહેવું પડે પૂરું એક જણો હતો ને એની પાસે મોટી જમીન જાઇદાદ મકાનો ખોરડા રોકડ બાગ બગીચા બંગલા બધું એવું આપણા હાથ પેઢીમાં નહીં હું સિતે પેઢીમાં નહીં ભેડ્યું હોય આ કોહીનો છે હતો જ ને કોઈ રાજા રજવાડા ન હતો ને આખી દુનિયા જોવા જાય આપણી પાસે શું છે શનિ નડતો હોય તમે કોઈના ભરમાયા પછી નંગ પહેરીને બેઠા હોય જેવા અલગ વસ્તુ છે હવે તમે પહેર્યો હોય શનિ ને ખબર ના હોય એ ખાલી સોની ખબર હોય કેટલા આવ્યા કેટલા ક્યાં બાજન મહારાજા ખાલી રસોડું નવસો ઊંટ ઉપાડતા એટલું તો રસોડા સામાન બાજન મહારાજ નો હતો રસોડાનો બીજો જવા દો તમારું હોય હોય રસોડું કેટલું હોય એવાય એવાય મૂકીને સાધુ થઈ ગયા એમ આની પાસે બહુ જમીનદાર પાસે બધું મૂકી અને સાદું થઈ ગયા પછી તો ઘણા વર્ષે જંગલમાં રહ્યા ભીક્ષા માગીને સાધના કરીને ઘણું કર્યું ને પછી થોડું થોડું પછી થાક લાગે એક જગ્યાએ બેઠા ને પછી લોકો આવે ને થોડી વાતો કરે સાંભળજો લોકો આવે ને બેસે પછી પોતાને ભગવાન માં હેતુ હોય શેજીની વાતો કરે સાધના ની વાત કરે આ કરે લોકો રોજ આવતા જાય કોઈ ફળ લાવે પછી દૂધ લાવે પછી ભિક્ષા લેવાની કઈ જોજો પછી કેમ થાય છે એવું તમને કઉ છું પછી ભિક્ષા લેવા જવાની જરૂર ન પડે પછી પાણી આપી જાય જળ આપી જાય ફૂલ આપી જાય ફળ આપી જાય બધા વસ્તુ આપી જાય બધું આપી જાય તો આપો પછી એવી રીતે બધા આપતા પછી એમાં કોઈ કીધું તમે હવે અહીંયા બેસી રહ્યો છો એના જાડવાની છે અમે અહીંયા તમે આમ રહ્યો સારું કહેવાય એટલે સરસ મજાનો આવાસ કરી દીધો થઈ ગયું રેવાનું સરસ મજાનું થઈ ગયું પછી એમ કરતા કે વરસાદ હોય ને નદી ને આપાર રેવાનું અમારેથી અવાય ન હોય તમે ગાય રાખો દૂધની ગાય મૂકીએ પછી લઈ જઈએ પણ એ ગાય હોય તો દૂધ ધોવાય દૂધ તાજું મળે હા ઠાકોરજીને ભોગ ધરાવો તમે પીઓ નિરાયતે પીઓ શું વાંધો છે ગાયની સેવા તો બઉ ઉત્તમ છે તમારે કરવી ન પડે એવી રીતે ગોઠવી દે એટલે એણે ગાય બાંધી એ જ્યારે એનું વાછડું પછી હવે એના ઘાસચારો રાખવો પડે એટલે ઘાસચારા માટે રાખવા માટે એક જગ્યા વાળી એના ઉપર બધું છાંયો કર્યો એમાં એનું બાર મહિનાનો જુદા જુદા પ્રકારનો ઘાસપાલો ભર્યો થોડુંક લીલું વાવું જોઈએ તો એના માટે થોડુંક કર્યું ગાયને હરવા ફરવા પગ મોકળા કરવા માટે થોડો વાળો કરવો પડે મોટિવાઈડ કરી આ બધું ગૌચરમાં દબાણ કર્યું એટલે હવે કોક એને આ મહાત્મા બધે બરાબર છે પણ આ ગૌચરમાં દબાણ કર્યું ને એ ઠીક નથી એટલે એને કોર્ટમાં ફાઇલ કર્યું કોર્ટમાં એને મૂકી દીધું કે આ ફલાણા મહાત્મા ફલાણા ફલાણા નહી આ સર્વે નંબર આ ગૌચર અને આ સાર્વજનિક દબાણ કરીને ઝુંપડું તપાસ કરી મહાત્મા કોર્ટમાં બોલાવ્યા મહાત્માજી આવ્યા કોર્ટમાં એટલે મહાત્મા ના જજે કહ્યું કે મહાત્માજી તમે સાધુ પુરુષ થઈ તમે ગૌચરમાં દબાણ પીર્યું અને એ જમાન જમીન પચાવી પાડી ને એના ઉપર તમે આશ્રમ કરી નાખ્યો ને આ બધું વાળો વાળી લીધો આ બધું તમે સાધુ થઈને આવી રીતે ગૌચર જમીન પચાવી પાડી સાધુ એ સરસ કીધું કે જો મારી પાસે આવું બધું હતું એ બધું મૂકીને હું સાદું થઈ ગયો હતો પણ આ બધા લોકો એ જો મને આ બધા ભેળા થઈને આ મને પીર્યું પૂછો આ બધા મેં આમાં કઈ કર્યું નથી પણ આ લોકોએ મને ચડાવી દીધો બાપુ આમ કરો બાપુ આમ કરો બાપુ આમ કરો એટલે આ દશા થઈ મારે કોર્ટમાં આવવું પડ્યું આવ્યું ને લોકો મારે નાખે ભલભલાને શું થાય છે લોકો જ ને લોકો જ પછાડી દે છે બાત આય સમજ એટલે સાવધાન રહેવું પડે તો જ માયા ના પેચમાંથી નીકળાય ને ત્યારે નીકળાય માયા જુદા જુદા રૂપ લઈને આવે ને કઈ દુશ્મન લઈને થોડા આવે અત્યારે હું વાત કરું છું એટલે આમ બધા ફર્સ્ટ ક્લાસ રીતે માથા લઈને સાંભળે છે પણ એને અજવાળા ન થયો એ માયા ન થવાથી એ પાછું એ જ કરતા હોય એ જ કરતા હોય અને આપણને એમ લાગે કે વાત બરાબર સમજી ગયા છે સમજાય જ નઈ ભાઈ મોટ પોતાના મતનો પણ મોહ હોય છે મતનો પણ મોહ હોય છે બહુ સાવધાન રીતે માયાના પેચમાંથી નીકળાય છે અને એ લોકો સ્નાન વિત્તે સ્નાન પુત્ર તમને દીકરા ની તમને શિષ્યો ની હોય સારો ભાળી જાય થોડો હોય તમારે ઘણા તો પૈસા આપીને મુંડી નાખે છે ને ઉછેરવાના કેટલા ખર્ચો છે લે આ લે ઉપાડ પાંચ લાખ લાખ બોલ હા દહેજ ની વાત કરો છો ઘણું બધું ચાલતું શિષ્ય સ્ના પુત્ર આ બધી વાતો માફ કરજો જે સાંભળી મારા ઉપર બોખી જતા નહીં આ તો જે છે કહી દઉં ઘણા સારા હોય છે જે સારા ને ઓથે કરે છે એની આ વાતો છે સાવધાની વાત છે માયા આવું એ તો ભાઈ બહુ પ્રસિદ્ધ થઈ ગયા હોય બધા ગમે એટલું હોય અંતર ઉતરીને સહેજ વિચાર કરે ખબર પડે માયે ભૂલો તો પાડ્યો જ છે ઈમાનદારી થી વિચારે આ ઘણું બધું આમાં થઈ ગયું છે ઘણા બધા ફેરફાર થઈ ગયા પેલા આવા આપણે નહોતા તું આવ્યો ત્યારે નતા રે નહોતા અંગમાં નિષ્ફળ સામે સત્સંગમાં આવ્યો ત્યારે નોતા નામ હતો ત્યારે ક્યાં હતું કઈ જોવું પડે અંદર જોવું પડે પોતાનું જોવું પડે આપડે તો કઈ ન હોય તો મહાપુરુષ કરી નાખે લોકો ત્રણ પ્રકારના શેક્સપીયરે કહેવાય છે મહાપુરુષ હોય છે એક જન્મ જાત હોય છે બીજા સાધના કરી થાય છે ત્રીજા હોય નહીં પણ સમાજ ઠોકી પેસાડે છે ઇંગ્લેન્ડ ના સાહિત્યકાર એને અનુભવ થયા હશે વિચારે એને થાય ભાઈ હા એટલે સાવધાન સાવધાન રહેવું પડે કોને વ્યક્તિ પોતે અનુયાયી પોતાએ અને અમને બહુ ખરેખર આવે એવા એવા મત પંથો છે ને કે જે વેદ ઉપન ગીતા ભાગવત થી સનાતન ધર્મ સનાતન કલ્યાણ સાવ વિપરીત હોય અને હજારો લોકોના ટોળા એમ થાય શું લૌકિક રીતે એને થોડા વ્યસન છૂટતા હોય આ બધું છૂટતું સારું થતું એનો વાંધો નથી પણ આત્મકલ્યાણ એ નાખવાનું ભગવાનની વાતો કરનારામાં આપણે જોઈએ ને તો ઘણા એવી ઉલળી ઉલળી વાતો કરતા હોય પણ એવો ભગવાનનો સત્સંગનો ભગવાનના સ્વરૂપનો એવો દ્રોહ થતો હોય ને એટલે માનવું નહીં કે ત્યાં પહોંચી જાય છું એ પછી ધોકા લેવાના છે પછી ખબર પડશે કે આ કરવાનું નહોતું આ જરૂર નહોતી પણ હવે પછી મેસેજ નથી એ દે છે મેસેજ પણ આપણે પાસે સાંભળી નથી શકતા કે અમે આવું કર્યું ને ખોટું હતું ટપાલ આવે છે પણ આપણે વાંચી નથી શકતા અને અત્યારે તો લોકો તો એમ જ ઓ હો હો સત્સંગમાં ચાલીસ વર્ષ કાઢ્યા પણ આ વાતો આજે એની પાસે છે લ્યો હું તો એટલું કઉ છુ કે આપણે કાંઈ પણ ચાલુ હોય તમે સહજાનંદ સ્વામી છો ને તો સહજાનંદ સ્વામી ને વચનામર્તને જોઈને તમે કૃષ્ણને માનો છો ને ગીતા ને જોઈને ચલાય તમે રામને માનો છો ને તુલસી રામાયણ ને જોઈને પણ હવે મને એક જણો મેળ્યો તો મેં કીધો જો તમે મને આ વાત કરવા મને આવ્યો મને એમ કે આ જો આપણા આવી જાય તો કામ થઈ જાય આવ્યો હતો એક જણો મેળ્યો સમજાવવા મેં ના પાડી હતી નથી મળવું મારે ટાઈમ નથી તો મારો દોઢ કલાક બેઠો તો મારા ઠાકોર જમાડા જવો ને નીચે ઉતર વળ ગયો મેં કીધું ના તું હજી નથી ગયું નાના કે બાજુ મળવું તો મેં કીધું મળી મને ઉપદેશ જૂટ્યો એ બધી લીલા હોય એ લીલામાં તો આપડા મગજ કામ ન કરે મેં કીધું ભળતું આવે ત્યાં તમારે સારું ગણવાનું અને જ્યાં તમને ક્રોસ થાય ત્યાં તમે લીલા માનવાની એ સહજાનંદ સામે ની લીલા છે એ આ મહાપુરુષ લીલા છે બીજી વાત અદભુત શંકરાચાર્ય જે કહ્યું એટલે એવું નહી માનવાનું કે બધા સાધુ આમ જ હોય પણ વાત આ મર્મ ભેદી છે શંકરાચાર્ય લખી છે કે એવા પ્રાજ્ઞ પુરુષ છે એમણે લખ્યું છે આખું વાંચી વિચારો તો જબકારો થાય કે શું કહેવા માંગે છે એ તમે સાંભળો શંકરાચાર્ય શું કહ્યું અગ્રેક કરતલ ભિક્ષા તરુતલવાસ તદ મૂંચ ત્યાશા પાસા આમાં બધી છે ને તપસીઓની વાત છે ત્યાગીઓની વાત છે યોગીઓની વાત છે હઠ યોગીઓની વાતો છે આખો આવા આવા હોય તોય વાસના તૃષ્ણા આસના જતી નથી માટે ભજ ગોવિંદજ ગોવિંદ ગોવિંદ ભગવાન નું શરણ લે ને એના નામનો જપ કર બધું નીકળી જાય આ વાત સમજ મે આ લિંક છે જેમ પેલા ડુકરણ માં છે ને एम तारो उद्धार नहीं थे गोविंद नु भजन कर एम आधु तू कर साव दिगंबर जो थे कई नहीं महात्यागी महायोगी महाठ योगी एवं थी जाय तारी वसना मयान कृष्णान ये पास तड़से नही गोविंद नु भजन कर શંકરાચાર્ય ગોંદો સ્વરૂપ નામનો તું જપ કર બધું બળીને ભસ્મ થઈ જશે કારણ કે જેનું નામ લે છો એ નામી મહાસર્થ છે અને એમણે કીધું છે દેવી એશા ગુણમય મમ માયા ધૃત્યા કોઈ રીતે મારી માયા કોઈ પાર કરીને જાય એમ નથી મારે શરણે જે આવે અર્જુન એની માયા ઉભી પૂછડીએ ભાગે માટે ભગવાનના નામનો ભગવાનના સ્વરૂપનો આશ્રય કરવાનો મહા મહિમા શંકરાચાર્ય જે આ શ્લોકમાં આ સ્તુતિમાં આ ઉપદેશાત્મક મંત્રમાં એટલે જે ભગવાનનો આશ્રય કરતો હશે ગીતામાં કહ્યું છે मारू भजन मारू आश्रे मारू आश्रे आनाम महिमा ये सीधी साधी ब्रह्मानंद स्वामी उतारी की अद्भुत सतसंगना सतसंग विना सतसंग પછી જે વાત કરી છે સાંભળો હા શું વાત કરી આપણે કોઈ બોલે કડી आ, पन, कोई तीरथ फरी, आवे, तीर, भारत ना, कोई तीर फरी आवे, नित्य निगम विधि करीवपणु करी ते न जाए सतसंग विना જન્મ માં જંતને બ્રેદ વિધિ પ્રમાણે બધા તીર્થો કરો ને એમાં સ્નાન કરો પણ એનું જીવ પણ જાય બ્રહ્મ થાય ને આત્મા એનો શુદ્ધ થાય ને ભગવાન પામી જાય એવું બ્રહ્માનંદ સ્વામી કે નહીં થાય એ સત્સંગથી ભગવાન ના થશે પછી લખ્યું જો ઈંડા પિંગળા ખબર જડે આ પીંગળા નાળી છે આ સૂર્ય નાળી આ ઈડા નાળી ચંદ્ર નાળી છે વચ્ચે સુસુમણા છે આ બધી યોગ્યો ની આખી રીત છે યો હથિયોગ ની બધી પદ્ધતિ છે સુસુવડામાં જયારે થાય ત્યારે બધી આ બધું થાય રહે તો બ્રહ્માનંદ સ્વામી કે જો ઇંગલા પિંગલા ની ખબર જડે કરી આગ્રહ તેની કેડ પડે આ બધા છઠચ ચક્રો લઈ ને બધાની પાછળ આગ્રહ કરીને ગમે તેમ કરીને પૂંછડી ચાલે કુંડલી ની પૂછડી પકડી ને હળી કરીને જગાડે જોઈંગલા પિંગલા ની ખબર જડે કરી નહી જંત નવું નવું નવું નવું જોવાનું બ્રહ્માંડ માં મન થયા કરે અને ભગવાન થી દૂર નીકળી જાય અને એમાં જ થાય એ બધું કશું જ નથી બધું નિરાકાર છે બધું અને એની કઈ જરૂર આત્મા બાબા રામદેવ યોગ કરાવે બરાબર છે પણ જો ચિત્તન એ રમણો ફેર ચડે મારે રાજકીય પક્ષ સ્થાપવો એવા ઉપાસના અવતારવાદ ની લીલા ચરિત્ર ભાગવતી તમે જાઓ મૂળિયું કાપી નાખે વાત બધી સાચી કલ્યાણ ને નામે નાઈ નાખો આવ્યું ને અને ચિત્તને બમણો ફેર ચડે કા લોક પેલું કરવાનું ફાવે અને મન થાય અને મૂર્તિ સિવાય ભગવાન ને છોડ્યા એટલે ભૂલો પડી જાય તેને ચિતને બમણો ફેર ચડે સતસંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતરે કોઈ વાસ કરે જઈ ને કાશી અરે સતસંગ વિના જન્મ જાળ માટે નહીં જનતાની અમારા મહાત્માજી છે દૂધ જ પીવે બીજું કશું જ પીતા નથી સુ કે મારો પાડ દૂધ જ પીવે બીજું કશું નહીં પીતો અને મારો પાડો સત્સંગી છે સાધુઓના દર્શન કરે છે બહુ મનની હાંસી છે ચૂલે ચડોલે નથી ખાતા ફલાણું નથી ખાતા અને અમે તાર ખાઈ વરના વનના પાંદડા જ ખાય છે અને ખાલી કાચા ઘીસોડા જ ખાય છે ખાઈ જાવ ખાય છે એ મનની છે સર્વે આશી તમે જોવો આપણે લોકો તપ કરે ચાંદ્રાયણ કરે કરે સારું કરે ઘણા સારી રીતે કરે છે પણ એ બધું કરે એકાદશી ના ઉપવાસ કરે માગ સ્નાન કરીએ બધું કરીએ પણ ભજન નામ સ્મરણ તપને દિવસે ભજન કરવું મૂર્તિ રહેવું જપ વધારે કરવો ઉપવાસ આખો દિવસ કર્યો પેટને અન્ન ના આપ્યું પણ પછી બીજી ઇન્દ્રિયોને ક્યાં રાખ્યું એટલે મહારાજ કે આહાર તજે અને ભગવાનમાં જોડે તો એની એકાદશી સાચી મધ્ય ભજનમાં આળસ ના આવે એટલે વિકારો નડે નહીં એટલે કામાદિકા પણ પીળે નહીં એટલે એના માટે તપ છે ઘોડું બહુ બળવાન થઈ જાય અશ્વા ને પાડી નાખે એટલે માપમાં એને જોગાણ દેવાય ચણાનું નાનું તેનું જેથી ચોકડું મોઢેથી ખેવી ન નાખે પણ કરવાનું તો ભજન છે નામજપ છે હરીની ઉપાસના છે એટલે બ્રહ્માનંદ સ્વામી બધી મનની હાંસી છે એમ કઈ જન્મ મરણ ટળે નહીં જો ફિરતા સંત સમાજ મળે ફિરતા એટલે નિર્લેપ જેને કશી જ આસક્તિ સંસારની નથી માયાતી રહિત થયો છે અને પારિવર્જક બની અને લોકોને સદઉપદેશ આપે છે જો ફીર ફીરતા સંતો ફીરતા સંતે તો સુખે મનની ભ્રાંતિ ટ્રહ્માનંદ્રહ્મ જાળ માટે નહી જંતને માટે આમાં બહુ મહિમા એક કર્યો કે તપ કરો હઠ કરો ને યોગ કરો ને બધું કરો કરો સહયોગી સાધન તરીકે બધા કરો પણ વાસના નો એમ ટળશે નહી પણ જો ભગવાન નું સીધું સાધુ નામ છે નરસિંહ મહેતા વિશ્વાસ આવે પછી તટમાં જઈને કૂપખોરે જાનવી તીરે તરંગ તજી ને તટમાં જઈને કૂપ ખોરે નામ તનો વિશ્વાસ ના આવે ભગવાન રામ રામ રામ રામ કરવાથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કરવાથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા શું થાય આચાર્ય રજી વાંચો તમે એમાં ટોટલી પેલે પાનાથી તેના છેલ્લા પુસ્તકના પાના સુધી નામ જપનો નિષેધ શું થાય શું નાય એ તો એકનું એક તમે રટિયા રાખો મેસમેરીઝમ થાય છે હિપ્નોટીઝમ થઈ જાય છે એને શું ખબર પડે ઉપલેટામાં સૌજી શાસ્ત્રી થઈ ગયા વિદ્વાન ગોપાળાના અનુસાર ગુણાતીતા અનુસાર મળેલા દર્શન કરેલા ગામમાં આવે ઉપલેટામાં શાસ્ત્રી બધા શાસ્ત્રો જાણે ભાગવતાથી શાસ્ત્રો ઉપનિષદો જાણે વિદ્વાન માણે શાસ્ત્રી અને એ જમાના શાસ્ત્રી આજે ડિગ્રુ લઈ લીધું એવા શાસ્ત્રી નહીં આજે શાસ્ત્રી થઈ ગયા પણ તમે એક શ્લોક આપો ને એનો કોઈ અન્વય પદછ કરી દો કશું આવડે ને અર્થય ન આવડે ભાઈ ને પણ જ્ઞાન નહીં પેલા એવું નતું ખોટા સર્ટિફિકેટ ડોક્ટર કેતન દેસાઈ જેમ ન આપી દેતા કોમર્સ વાળા આર્ટસ વાળા ડોક્ટર કરી નાખ્યા બોલો ગજબ છે ને સજી શાસ્ત્રી વિદ્વાત પુરુષ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ગામમાં આવે મળે બધી વાત પણ સત્સંગની હા પડે નહીં પછી ગોપાલંદ સ્વામી ગુણાતીતાન સ્વામી તો ધામ પધાર્યા બીજા સંતો આવતા હોય એમાં અચિંત્યાને બ્રહ્મચારી જેમણે હરી લીલા કલ્પતરું ગ્રંથ લખ્યો એ શ્લોકનો એ વિદ્વાત પુરુષ અને પાછા સાક્ષાત્કારી અને અનુભૂત પુરુષ ગુણાતી સ્વામી ના એના માટે બે હાથ હોય એ ઉપલેટા આવે વિદ્વાન માણસ છે જે બોલે એની વાણી એનો સ્ટોન જુદી રીતનો જ હોય ને એ તો બોલવાની આખી શૈલી જે રીતે ઘડાના હોય આ હું તમારી સાથે બોલું છું એટલે મારી વાણી આવી છે મારે બચપણ થી જો વિદવત પુરુષો સાથે બોલવાનું થાય તો મારી વાણી આખી જુદી બદલી જાય ને આખા એકદમ આમ સોફ્ટ થઈ જાય મારે ધોકા જેવી જ વાણી વાપરવી પડે હવે ઓક્ટર સાહિત્ય ભણી ગયેલો થોડો સાહિત્યનો રસિક દર્દી ને એને પૂછ્યું આજે રાત્રે નિદ્રાદેવી આવી હતી આજે રાત્રે આપને નિદ્રા દેવી આવી હતી ઓલે કે હું તો હુઈ ગયો કોઈ આવ્યો હોય મને ખબર નથી ભાઈ કોઈ આવ્યું હોય ને ગયું હોય મને ખબર નથી હું તો હોઈ ગયો હવે ક્યાંય હા શિષ્ટ ભાષા હે ભાઈ એટલે સેજે છે એ વિદ્વાનો હોય એની ભાષામાં જાય તો વાત અને તમે જો અહીંથી અમે જઈએ ને મુંબઈ જઈએ વાત બદલે લંડન જાય ને વાત બદલે અમેરિકા જાય ને વાત બદલી જ જાય સામે આખો સમાજ જુદો પડી જાય છે ભાઈ અને જેમ જેમ આવતા જાય એમ ઘટાડતું જ જવું પડે ઘટાડતું જ જવું પડે ઘટાડતું જ જવું પડે સૌજી શાસ્ત્રી વિદવત પુરુષ અચિંત્યા ને બ્રહ્મચારી ભાગવતાધિક શાસ્ત્ર ઉપનિષદ મંત્રો બોલીને આમ વાત ઉપાડતા હોય સૌજી શાસ્ત્રી ક્યાં જાય સાંભળવી ગમે વાત તો સાચી છે શું એના ઉપર આમ હાસ્ય કરે છે વાહ વા સાક્ષાત વિદ્વત પુરુષ સાક્ષાત ભાગવત પુરુષ સાક્ષાત ગીતા પુરુષ એવા ઉછાળ આવ્યો સૌજી શાસ્ત્રી પગમાં ભળી ગયા પછી થોડા દિવસોમાં બાપજી તમે સાચા અને તમારા સ્વામી નારાયણ ભગવાન પણ સાચા છે મને આશ્રય લ્યો અને મને સત્સંગી કરો અને અચિંત્યાને બ્રહ્મચારી વર્તમાન ધરાવ્યા અને સૌજી શાસ્ત્રી મનમાં ડંખ રહી ગયો જે ગોપાળાનંદ બાપ મળતા ગુણાતીતાન બાપ મળતા ત્યારે મેં આ મહિમા થી સાંભળ્યા નહીં આ મહિમા થી મેં એને સેવા નહીં મેં એમનો લાભ લીધો નહીં ખંભાળે આંખમાં આંસુડાની ધાર થઈ જાય પણ તે દિવસ ગતા ભજન અહીંયા તો ભજન વાત છે શાસ્ત્ર તો હતા જી વિદ્યા તો એને વરેલી હતી साबल तू पी सत्संग में तो प्रगट जवाबता मूर्ति बोलती ले लाग भाई स्वामीनायण स्वामीनायण पी तो व्रत था धीमे धीमे भजन करता करता एक दी बैठा है रात भजन करे ढोलिया मैठा है स्वामीनारायण स्वामीनायण स्वामी नारायण स्वामी नारायण एम एक आकृति शरीर में निकल तेन छो हूं हमें जाऊ पर तू को शरीर मे जाओ जीव मे जाओ वजन थी जो निकलो हाँ मैं मूर्तिमान मूर्तिमान काम छू जाऊ प्रणाम कर થોડા દિવસે ગયા ભજન કરે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાત ભાંગી છે વળી પાછી એક આકૃતિ પ્રગટ થઈ એટલે તું કોણ છું હું ક્રોધ છું એમ થોડા દિવસે હું લોભ છું એમ થોડા દિવસે હું માન છું એમ થોડા દિવસે હું તૃષ્ણા છું પાંચય દોષ નીકળી ગયા કેવા થઈ ગયા છે પુરુષનો વિચાર કરવા મૂર્તિમાં ના દોષ આવીચાર્ય ધૂણી ધી ધી ને એને ઉઘાડા રખડી રખડી શ્રીજી મહારાજ કે ઉઘાડા રખડી નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા કોઈ લુગડા પહેરતા નથી શું સહજાનંદ સ્વામી ની છે ભાઈ નાગા ફેરી જો નિર્ગુણ થઈ જવાતું હોય તો કૂતરા ગધેડા કોઈ લુગડા પહેરતા જ નથી નિર્ગુણ ના થઈ જાય નિર્ગુણ તો મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું વચરામરતમાં પણ કહ્યું નિર્ગુણ એવા ભગવાનનો આશ્રય કરે ને એની સાથે જયારે દીવાને જોતને આંખને જેમ સંબંધ થાય છે એવો જયારે પ્રગલ્ભ નિશ્ચય થાય ત્યારે નિર્ગુણ થઈ જાય છે આવી રીતે દોષ નીકળ્યો જે વાત કરી અગ્રેણી પીવો તો દોષ ના જાય સપનામાં આવે પણ સહજાનંદ નું સ્મરણ કરીને તમે ઉપાસના કરી હોય સહજાનંદ પ્રભુ ચોકી કરે મારા ભક્ત માં ન જોઈએ ખબરદાર છે આવ્યો છે એના બળથી થાય ને આપણાથી શું થાય માયા તો ભાઈ ક્યાં નથી જેમ ભગવાન સર્વત્ર અક્ષરબ્રમ વ્યાપત છે માયા સર્વત્ર વ્યાપ્ત છે ફૂટબોલની અંદર કીડી પૂરી દો એ કીડી ફૂટબોલ ને શું કરી શકે એ તો મેરાડોન જેવો કીક કીક મારે તો ગોલ થઈ જાય એમ ભગવાન છે એ કીક મારે ત્યારે માયા આગી જાય બાકી જાય અને સનાતન કીધું છે કે મા મે માયા મેન મારે શરણે આવે એ માયા કહે છેવટે તો હું બ્રહ્મ છું ને એવું જે ભાન રહેવું ને એને રામાનુજાચાર્ય માયાનો પડદો ગણ્યો છું એટલે આ બધું બધું જાણવા જેવું છે પણ એ બધું ક્યાં આપણે કહેવાની વાત છે કારણ કે હજી બ્રહ્મ થયા નહી તો આવી રીતે એના પાંચે દોષ નીકળી ગયા મને ફરી ફરીને કેવાનું મન થાય છે ગમે એટલા તપ કરો વ્રત કરો જોગ કરો હઠ કરો આ કરો તે કરો પણ આવી રીતે શુદ્ધ થઈ ગયા છે શરીર વૃદ્ધ થયું છે રાત્રે સૂતા છે એના દીકરા સુંદરજી શાસ્ત્રી એ શાસ્ત્રી છે બ્રાહ્મણ વિદ્યાર્થીઓ વેદ ઉપનિષદ કાવ્ય વ્યાકરણ આદિ શાસ્ત્રો ભણાવે છે પાઠશાળા ચલાવે છે એ રાત્રે પિતાજી ના ચરણ દબાવે છે અત્યારના છોકરાઓ ગળું દબાવતા હોય છે એ ચરણ દબાવે આજ આટલા વર્ષ પછી સૌજી શાસ્ત્રી એમના દીકરા સુંદરજીને કીધું બેટા આવો પ્રસંગ બનેલો અને મારા આ પાંચે દોસ્ત ટળી ગયા છે નીકળી ગયા છે આટલા વર્ષે બોલ્યા કામ ક્રોધ લોભ માન અને તૃષ્ણ એટલે પગ દબાવતા દબાવતા સુંદરજી શાસ્ત્રી કે નીકળી ગયા છું બોલો દીકરાની ખાતરી છે એ તો તમે ન તોય મને તમારા જીવન થી ખબર છે પણ તમે એક બોલ્યા ને એમાં એટલે છે હસ્યા એટલે કીધું કેમ દીકરા હસ્યો કે તમે તૃષ્ણા વહી ગઈ છે એમ જે તમે કહો છો ને ત્યાં જરીક મને અટકું છું સામે ભણેલો એવું કેટારાની ચાવી તમારી પાસે રાખો તૃષ્ણા નીકળી ગઈ છું એટલે સુંદરજી શાસ્ત્રી બોલ્યા કે દીકરા તને નહિ સમજાય પણ કાલે મહારાજ દર્શન આપવા પધારશે ને એટલે પૂછી અને કેશે તો ચાવી આપી દઈશ હું મનમાં કઈ કરતો નથી હું એને પૂછી જોઈશ કાલે આવશે મારા દર્શન આપવા પધારશે ત્યારે હું પૂછી જોઈશ એ કેશે ચાવી આપી દે હું આપી દઈશો આ વાત કેટલી પ્રગટ છે શું છાતી ફૂલતી નથી ભલા મડા તમે આ વાત કરાભળો છો મસાણ માં મળવું બેઠું થઈ જવું જોઈએ હું પૂછીને કહીશ રાત સુ ગયા સવાર થઈ શ્રીજી મહારાજ પધાર્યા જળાહળા થયા ત્રણ છગલા સરસ સુંદર મંદ મંદ હસે ગાલ ખંજન પડે હાથમાં સરસ છડી પગ લાગ્યા મહારાજને પૂછ્યું મહારાજ શું કરું મહારાજ ચાવી આપી દેજે ભલે મહારાજ આપી દઈશ અને કીધું સાંભળો સૌજી આ મહારાજ અત્યારે અષાઢ મહિનો ચાલે છે આવતા જેઠ મહિનાની પુને મેં બપોરે બે વાગ્યે હું તને તેડ વાગ તૈયાર રહી જય સ્વામી નારાયણ સવારથી દર્શન થઈને મહારાજ ચાલે ગયા એટલે પોતાના દીકરા સુંદર જઈને લે બેટા આ ચાવી મહારાજ મેં પૂછી લીધું મહારાજ કે આપી દેજો ચાવી લે આ રાખ હા બાપા હવે માનવ નહી સમજાય વાર લાગે ફટાફટ દિવસો ગયા રાતો ગઈ આ દિવ ગયો મહિનો ગયો જેઠ મહિનો આવ્યો અધિક હતો એટલે આવી ગયો તરત અને જેઠ મહિના નહીં સવાર પ્રગટ્યું અને પૂજા પાઠ કરીને સૌજી શાસ્ત્રી તૈયાર થઈને ને પછી બેઠા છે એમાં એમના દીકરા કીધું સુંદરજી આજે બપોરે બે વાગ્ય મારે ધમમાં જવાનું છે એટલે તું છે ને ગૌછાંડ લઈ અને લીપી દે ત્યાં પેલા સુંદરજી શાસ્ત્રી એમના દીકરા કે પણ બાપા મારે તો પાઠશાળા યવાનું છે છોકરા ભણવા જવાનું પાઠશાળા છે ત્યાં એ દીકરાની વહુ બોલ્યા આ સુંદરજી નામ રસોડા માંથી એ તમે તમારા ભણાવવા જાઓ પાઠશાળા એ બાપા તો આમ ખાધે પીધે હરે ફરે કોણ કે છે નખમાય રોગ નથી અને એમ કઈ માણસ વીયુ જતું હોય છે તમારે જાઓ બૈરા કીએ પછી તો કોણ ના માને જાણી વેદ વાક્ય બે જ મંત્રો બોલે માણસ માણસ કરતા મા ને વર્ષ લાગે એને ઉલ્લુ બનાવતા બૈરા ને મિનિટ લાગે પરણીને આવે ને ત્રણ મિનિટ માં એનું ઉલું બનાવી નાખે એટલે માને માણસ ઘડતા વીસ વર્ષ લાગ્યા હોય એ ત્રણ મિનિટમાં કઈક મંત્ર કાનમાં મૂકી દે એટલે બધા ખોટા લાગે અને એક જ હાચી લાગે ખરું કે નહી ખરું કે નહી ખરું કે નહી પછી બાપ નું ન મનાય બા નું ન મનાય કોઈ નું ન મનાય એ સેજ કહી દે રૂપિયા દેવાના છે નથી દેવાના પતિ ગયો દેવાના હા તો પતિ ગયો હમણાં જ મને એક જણો મેળ્યો મેં કે ઝઘડો પત્તો તો થોડી જમીન આપી દો ને પત્તો મારે તો આપી દઉં પણ મારા ઘરના ના પાડે છે પતી સીધું એમણે કીધું ને મારા વાઈફ ના પાડે એટલે મારાથી નહીં થાય પૂરું થઈ ગયું એટલે તમે તમારે જાઓ એટલે એ પાઠશાળા ઉપડ્યા ચાલતા થયા એટલે સુંદર સૌજી શાસ્ત્રી કીધું બેટા જાય તો વાંધો નથી પણ રસ્તામાં છે ને કેશો વાળન છે ઘણી બાબતોમાં શંકા ન કરાય એટલે મરવું છે ને શું હોય આ કરવાની દાઢુબાઢું કરીને શું જવાની જરૂર છે હેકે તું કેશવ વાળન મોકલજે એટલે મારે હજામત વજામત કરાવી અને પછી મારા ધામમાં જવું છે એટલે રસ્તામાં જોશો વાળંદ આ ઘર આવે એટલે સુંદરજી સાસરી ત્યાં નીકળ્યા ને પડકારો કર્યો બારી બેઠો હોય છે હજામત તો ચાલતો હોય હજામત ને ઓટલે ચાલતું હોય હજામ ને ઓટલે માણસો બેઠા હોય લાઈનમાં બેઠા હોય આ તો બધું ઘણું હોય એટલે એમણે કીધું કે ભાઈ તું જા અને મારા બાપાની હજામત કરીએ અને બપોરે બે વાગ્યા આજે ધામમાં જવાના છું આજુબાજુ માણસો બેઠા તો બધા હેબડા એટલે આ ગામમાં ખબર પડી એટલે આ આવ્યો ગામના લોકોને ખબર પડી કે હા ઓલો ડોહા છે ને હા સામે વાળા બે વાગ્યા લાકડી લઈને તો મંદિર આવ્યા છે હજામત કરી વાળ ભયો ગયો નાયા ધોયા સરસ મજા ધોયરા નવા લુગડા પહેર્યા બાપા ધોતી પોતી જે હોય તે પહેર્યા કંઠી બદલી શ્રીજી મહારાજ ધરાવેલી નવી કંઠી પહેરી જનો બદલી નાખી બ્રાહ્મણ છે શરીરની જન જનો કંઠી બદલા લુકડા બદલી તૈયાર થઈ હાથમાં માળા લઈ ઓછરીમાં આટા મારે ભજન કરે આટા મારે પાઠશાળામાં એમના દીકરા સુંદરજી એ બ્રાહ્મણો ભણવા આવ્યા હતા ને એમને કીધું કે આવું છે મારા બાપા કીધું છે મારે બે વાગ્યા ધામમાં જ આવું છે શું કરશું તો કે સાહેબ એક થઈ ગયો એક બ્રાહ્મણ છોકરો કે હા એ બાપા બોલે છે ને તો થાય તો તમે જાઓ અને અમે છે ને ગંગાજર ને તુલસી લઈને હમણાં આવ્યા પાઠશાળા કરી બંધ સૌજી શાસ્ત્રી આવ્યા ઘેરે બાપા આંટા મારે સૌજી શાસ્ત્રી કે સુંદરજી શાસ્ત્રી બાપુજી કે બાપુજી આ હવે જશો નહીં ને તો ઠેકડી થશે આ ગામમાં કે આ એમ જ કેવાય છે સામીધાની વાળા ખોટું બોલે રાખે અને તમે આ નિરાયમ ટેલો છો હાથમાં માળા લઈને બોલો નેવું વર્ષની ઉંમરે ઓછી એક છેડે બીજે છે ત્રીજે છેડે અને તમે કહ્યું છો હવે અડધો કલાક રહ્યો નથી અને કાંઈ છે નહીં અને તમે કહો અરે ઠેકડી શું કરવાના હતા તું સૌ સમજતો નથી ગૌ ગૌ છ લાવ અને લીપી દે તું ઠેકડી કરે ઠેકડી કરે શું ઠેકડી કરે ગામનું માણસ ભેડું થઈ ગયું બસ ઓઢીસો માણસ ભેડું થઈ ગયું સૌજી શાસ્ત્રી લાવીને ઓછરીમાં લીપી દીધું લાય ઘરમાંથી તલ લાવ છાંટી દે ઠેકડી કરે ઠેકડી કરે શું ઠેકડી કરે તલ છાંટા ત્યાં હોય બ્રાહ્મણો ગંગાજન તુલસી ની બધે લઈને આવ્યા એટલે સૌજી શાસ્ત્રી એ બધે મર્યા પછી મોઢામાં તુલસી પાંદડો મૂકો ગંગાજળ રેડો એવું તે હોતું હશે એ સુંદરજી શ્રીજી મહારાજને ધરાવો લાવો જીવતા જીવતા ગંગાજળે પી લાવ અને તુલસીનું પાંદડું ચાવતો જાવ સુંદરજી શાસ્ત્રી દીકરાએ ગંગાધળ ધરાવ્યું શ્રીજી મહારાજ ને તુલસી ના પથ્થર પણ ધરાવ્યા ચરણ સ્પર્શ કરાવ્યો ગંગાધળ બાબા બેઠા બેઠા ગૌશાળ લીપેલું તિલ પાથર્યા તલ પાથરે બેઠા બેઠા ગંગાજળ નો લોટો પી ગયા એક ચમચી શું ગંગાજર નો લોટો પી ગયા મહારાજ નું નામ લઈને અને તુલસી નું પાંદરું મોઢા મૂકીને ચાવી ગયા બ્રાહ્મણો આવી ગયા હતા બેઠા બેઠા હતા બસો અઢીસો માણસ બેઠું થઈ ગયું હતું અને સૌજી શાસ્ત્રી ગયા બેઠા છો શું ધૂન કરો ચાલો કોઈ તે ધૂન ઉપાડી ંદ સ્વામી આવ્યા છે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે મારા ગુ ચિંત્યાન બ્રહ્મચારી આવ્યા છે આપડા ઉગલેટા ના લાલા ભગત આવ્યા છે અર્જણ ભગત આવ્યા છે બીજા નથી ઓળખાતા આવ્યા કેટલાય સાધુ ભક્તો આવ્યા છે લો જય સ્વામીનારાયણ જય યોગીઓથી ન થાય તપસ્વીઓ થી ન થાય કાચો ખાઈ ને મરી જાય તોય ન થાય અવળા થઈને ટીંગાઈ જાય જાડે તોય ના થાય એ શંકરાચાર્ય કે છે અગ્રે વહની પૃષ્ઠી વાનું રાત્રો ચીપુક સમૃપુ કરતલ ભીક્ષા તરુ તલ વાસ ત મુજ ત્યાસાયુ પાસ માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ ભૂટ મટે માટે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા બસ શું કરવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામિ વાલા ભક્તોજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો आम करने की सतत सारी प्रवृत्ति साथे देवदर्शन माटे माटे सतत जोड़ाये रहशो